ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લોલ ન પ્રેમ સખી નાથ રહો ઉરમાર वला वाल तारीभ्रकूटने बाणे श्याम कालज मरा को लो लंदे तारे प्रेम सखी नानाथ के मारा लो वाला तारी प्रकृति ने बा श्याम कालज मरा लो गया शुक्रवार आपने ये विषय सा વાલા તારી ભ્રકુટીને બાણે શ્યામ બ્રકુટી છે એ બાણ છે એણે શું કર્યું કાળજ મારા કોરિયા કાળજ એટલે કાળજુ કાળજું એટલે હૈયું હૈયું એટલે હૃદય હૃદયને શું કર્યું કોરિયારેલો કોરિયા એટલે શું कोतरी खाओ, कोई हरण ने बाण मारे पच्छी जे प्राण मरे पाण पीड़ा बाहरे उधय लाकड़ा ने कोरे उंदर जेम ने कतरे पक्षीज बीजा कोई पक्षी ने पकड़ू हो जीवत हो चाच मारीने कोरी कोरी ने खाए यमें वेदना थे ये भी वेदना प्रेमानंद स्वामी कहे तारी प्रकृति प्रेम पूर्ण इशारा मन घायल कर पीड़ा आपे मैं सणका मारे मलप ये विरह वेदना प्रकृति पक्षी पंक्ति है नेणे तारे प्रेम नाथ चोर सखीनाथ चित्तमरा चोरी आने नेन, प्रकृति અને નીચેની પાપણ જે છે એ દોરી છે પ્રકૃતિમાં જેમ ચાર રસ એટલે ભાવ છે વીર રસ રૌદ્ર રસ ભયાનક રસ અને શ્રૃંગાર રસ એટલે કે પ્રેમ રસ એની સાથે જ નેત્ર એટલે આંખ પણ જોડાયેલી છે આંખમાં પણ ચારે ચાર રસ પ્રગટ થાય છે વીર રસ હોય તો પ્રકૃતિની સાથે પણ વીર દ્રષ્ટિ હોય રૌદ્ર रस हो वाखी थे तो नेत्र पन चाल बदली जाए भयानक्रकृति भयानक लागे तो नेत्र आरामणी लागे श्रृंगार रस प्रकृति ना इशारा एनी साथ आँखना संमिलित हो तो चारे चार रस चार चार भाव आँख में प्रगटे आँख द्वारा प्रगटे पणे ठाकुर आँख प्रेम करुण पूर्ण है यू वर्णन विशेष है कि भगवानी आँख प्रेम पूर्ण है भगवान आँख करुणा पूर्ण है करुणामय चारु लोचनम वीर रस रौद्ररस भयानक रस प्रसंगो ये प्रसंगोपात है प्रेम और करुणा प्रवाह ठाकुर आँख में अखंड अनराधार वरसे क्य चूक पड़ती नहीं आँख कहवाये कि जे में प्रेम हो करुणा हो आँख ये मन राजा नो दीवान छे, मन में जे भाव होए ये दृग दीवान कही देत है, अपना अंदर कोई प्रत्ये घृणा हो नफरत होये, द्वेश होये, क्रोध होष गमो होमो होणगमो हो કૃપા હોય કરુણા હોય પ્રેમ હોય જે હોય તે બધું આંખમાં આવી જ જાય આંખ દ્વારા પ્રગટ થઈ જ જાય ઓળખવી ન ઓળખવી આપણી પોતાની વાત છે પણ આંખ બધું કહી દે એટલે જેને આંખ વાંચતા આવડે એ સામી વ્યક્તિને સેકન્ડોમાં માપી લેતા હોય છે કારણ કે આંખ કોઈ ભાવને છુપાવી શકતી નથી એટલી પારદર્શક છે જુદા જુદા જે ભાવ પ્રગટ થાય છે આંખમાંથી એના ઉપરથી આંખના બધા પ્રકારો કહેવાય છે અમુક આંખ યાચક હોય છે યાચક એટલે માંગણ આંખ ભિક્ષુક આંખ છે એમાં તમે જોશો ને તો માગણી જ હોય એ યાચક આંખ છે માગવું માગવું ને માગવું ટૂંકમાં કહીએ તો સાહિત્યની ભાષામાં કહીએ તો યાચક આંખ કહેવાય અને શુદ્ધ તળપદી ભાષામાં કહીએ તો ભિખારી આંખ કહેવાય અમુક ભિખારી આ બધા અધિકારીઓ બધા અમલદારો કરોડો અબજોમાં આળોટે છે બધા પ્રજાને ચૂસીને છતાંય તમે કામ કરાવવા જાઓ તો એમ જ કહે આટલા લાખ આપો પછી થાય इन्हें तृप्ति छे मन भिखारी के श्रीमंत होर भिखारी के श्रीमंत होत नहीं बैंक बेलेस भिखारी के श्रीमंत होत नहीं शरीर भिखारी के श्रीमत होत नहीं मन भिखारी के श्रीमंत हो नये तो श्रीमंत हो बधुज होता भिखारी हो तुम जुओ ना आज राजणियों ભિખારી છે ભિખારી રોટલી ની જ ભૂખ હોય છે આને ને અપજો ને ત્રીસ હજાર કરોડ ને પચાસ કરોડ એટલે કોણ ભિખારી એક ભિખારી મંદિરના પગથીયા પાસે ઉભો રહીને ભીખ માગતો તો ને એમાં એક શ્રમંત શેઠ મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યા ત્યાં ભિખારી તરત કહ્યું ભગવાન કે નામ પર કુછ દે દે બાબા એટલે પેલો ખીજાઈ ગયો શરીર આપ્યું છે ભગવાને હટોકટો છે નોકરી કરો મજૂરી કરો કમાઈ ખાવ શું માગીને ખાવું છું મને ભિખારી માત્ર પ્રત્યે નફરત છે ભિખારી કે સાહેબ હું આપને સલામ કરું પણ ભિખારી માત્ર પ્રત્યે નફરત ન રાખશો કારણ કે હું ભિખારી છું ને તમે ભિખારી છું એ લોકો તું તારી આ હિંમત મને ભિખારી કહે છે હું કોણ છું તું ઓળખે છે હું ઓળખું છું તમને ફર્ક થોડોક છે હું મંદિરની બહાર ભીખ ભીખ છું તમે મંદિરની અંદર ભીખ માગો છો તમે શું અંદર કરતા હતા સાહેબ आटलू आप ठाकुर जी छता तो मगेखारी जता रे मगवा पूरु न थी आचक आख, आख हो एम ओव जो लाचारी थी कोई क्यारेक आँख में मांगण वृत्ति देखाए मदद वृत्ति देखाय तो ये याचक आँख चे, लाचारी थी। ने लाचारी थी कोई ने हाथ लंबा पड़े तो यज्जत साथ यूए बधा सूत्रों याद रख ज्या याचक आँख देखाय त्या हमेशा आप ભીખારી હોય તો ચાલો એને હાથ લાંબો કર્યો તો યાચક આંખ જ્યાં દેખાય ત્યાં થોડું આપવું પણ એમાં વિશેષ કોઈ પરિસ્થિતિને વશ હોય તો એની ઇજ્જત સાથે આપવું આમ તો કોઈ પણ ને આપીએ ઇજ્જત સાથે જ આપવું જોઈએ એક બહુ મોટો શ્રીમંત દાનેશ્વરી હતા એ દાન આપે પણ ભાઈ એની રીત નિયારી શીખવા જેવી પડદા પાછળ બેસે લોકો પડદાની પાછળથી હાથ અંદર આવવા દે અને શેઠ એના હાથમાં દાન આપે કોઈનું મોડું ક્યારેય મુખ જુએ જ નહીં અને પોતાનું મુખ દેખાડે નહીં પડદામાંથી નીચેથી હાથ જવા દેવાનો શેઠની પોતે જે ઈચ્છા હોય એ પ્રમાણે આપતા જાય શેઠ ન સામેનું મુખ જોઈ શકે લેનાર શેઠનું મુખ જોઈ કેવા કેવા આપણે આ પૃથ્વી ઉપર લોકો ઉતર્યા હોય છે બોધ લેવો હોય ને તો ઘણો મળે પણ શેઠ દાન દેનાર પણ એની નજર તો હાથ દેખાય ને ત્યાંય ખબર પડી જાય કે કોનો હાથ છે એમાં એક વાર આમ હાથ લાંબો થઈને પડદાની નીચેથી આવ્યો એટલે શેટ જેવો આમ બધાને કોઈ પાંચ રૂપિયા દસ રૂપિયા એમાં આપતા હશે જમાના પ્રમાણે પણ જેવી રીતે આમ આપવા ગયા અને અટકી ગયા હાથમાં કઈ આપ્યું નહીં પણ હાથને આમ પકડીને આમ હસ્ત ધૂંધન કર્યું મિત્ર મિત્રનો હાથ મિલાવે હાથ મિલાવ્યો અને કહ્યું કે અંદર આવી જાઓ ઓળખી ગયો કે આ લાચાર વ્યક્તિ છે અત્યારે આ કોઈ ભિખારી નથી આ હાથ ભિખારીનો નથી આ તો કોઈ બમ બહુ મોટો શ્રીમંત છે પણ પરિસ્થિતિ ને વસે ત્યારે હાથ લાંબો કરવો પડે છે પેલા નહીં થઈ ગયું કે હું તો એમ હતું કે કોઈ આપણને જોતું નથી તો માગીને આજનો પેટનો ખાડો પૂરી લઈએ પરિવારનો અંદર ગયા એકદમ ઉભા થઈને બેટી પેઢા કે તમે જન્મજાત ભિખારી નથી આંખમાં આંસુ આવી ગયા વાત સાચી છે મારી પેઢી ડૂબી ગઈ છે ને આજે પરિસ્થિતિ એવી છે કે બાળકો પરિવાર ભૂખ્યો છે એટલે હું આવી રીતે આવ્યો છે મુંજાવાનું હોય આ બધું આ કોનું છે ભગવાનનું જ છે ને હું તો માધ્યમ છું એમ તું પણ માધ્યમ છે જોઈ એટલું લઈ જા નહી કરવાની જો ભગવાન આપે તો પાછું આપજે નહીં તો ખુદા કે નામ પે કુરબાન એમણે લાખો રૂપિયા મદદ કરી અને ખરેખર એની પેઢી તરતી થઈ ગઈ અને મિત્રો બની ગયા તો ઓળખવું ઇજ્જત માટે રવિન્દ્રનાથ ટાગોરતસિંહ ગોંડલ ના નરેશ એમની પાસે થોડી મદદ માટે ગયેલા પણ ભગવતસિંહ બાપુ તો આખું ખાતું જ જોતું ને ત્રણ દિવસ કોઈ પણ રોકાય તો રાજ સન્માન કરે ચોથો દિવસ થાય બિલ પકડાવે ગાંધીજીને બિલ આપ્યા દાખલા છે બાપુ હું ત્રણ દિવસ જ કોઈ પણ એવી જ રીતે રવિન્દ્રના ટાગોર ને બિલ પકડાવી દીધું અને શાંતિ નિકેતન માટે એક પૈસો આપ્યો ને રવિન્દ્રનાથ ટાગોર ક્યાં હતા કે માણસ છે સજન સત્સંગી દેખાય છે સ્વામીનારાયણ સત્સંગી છે કપાળમાં તિલક ચાંદલો છે આપણે સજ્જન જાણીને આવ્યો આ તો ત્રણ દિવસ વધારે રોકાઈ બિલ પકડાવ્યું ને શાંતિ નિકેતનની વાત કાઢી એક પૈસો આપ્યો નહીં પણ હવે એ તો કવિને એક પ્રતિભા સંપન્ન માણસ એટલે કઈ બોલે તો નહીં મુખોન મુખ હાય હલો નીકળી ગયા જતા રહ્યા પણ મનમાં ખટક રહી ગયો હું ત્યાં જઈ ક્યાં ચડ્યો આ ભગવતસિંહને રવાને પનારે પીડ્યો ક્યાં એમ મનમાં ભલે ભૂલવા પ્રયાસ કરે પણ આ ભૂલાય પંદર દિવસ થયા અને ત્યાં શાંતિ નિકેતનમાં ભગવતસિંહ બાપુ ગોંડલથી પધારે અને કોઈએ ખબર આપી કે ગોંડલ નરેશ ભગવતસિંહજી આવ્યા છે હે વળી અહીં શું બિલ બાકી રહી ગયું કંઈ પણ મર્યાદા પ્રમાણે એમની આગતા સ્વાગતા તે બધું કર્યું થોડી બેઠા ને પછી જવાનો વખત થયો એટલે બહુ મોટું એને લાખો રૂપિયાનું દાન રવિન્દ્રનાથ ટાગોરના ચરણમાં મૂક્યું રવિન્દ્રનાથ ટાગોરની આંખમાં આંસુ આવી ગયા તમે તો કઈ પ્રકૃતિના માણસ છો હું ત્યાં આવ્યો ત્યારે તમે મને એક પાય આપી નહીં અને આજે તમે ઢગલો કરો છો મેં તો તમને કેટલી મનમાં મનમાં ન કહેવાની વાતો કહીએ છીએ તો કે એ તો તમારી ઘરની વાત છે ને મારી વાત તો જુદી છે તો કે એવું કેમ કર્યું એટલા જ માટે સાહેબ કે તમે વિદ્વાન છો મેં સાધુઓથી સાંભળ્યું છે શાસ્ત્રો વાંચ્યા છે કોઈ વ્યક્તિને દાન આવી સમર્થ વ્યક્તિને કોઈ સારા કાર્ય માટે યોગ્ય વ્યક્તિને દાન આપવું હોય તો આપણી પાસે લેવા આવે એને દાન ન કહેવાય સામે જઈને દાન આપવું જોઈએ તો એની ઇજ્જત કહેવાય તમે મારે ત્યાં આવો હું તમને દાન આપું એ માગ્યું કહેવાય એમાં આપણી કોઈ સંસ્કૃતિની મર્યાદા નથી મારે સામે ચાલીને તમને દાન આપવું જોઈએ એટલે હું અહીંયા આપવા આવ્યો છું એમાં તમારું સન્માન છે હું તમારું સન્માન જાળવવા માટે અહીંયા આવ્યો છું ત્યારે રવિન્દ્રનાથ હું ભીણું ધૂળ પીડ્યું એ ગોંડલ બાપુ બહુ અભ્યાસ કરવા જેવું વ્યક્તિત્વ છે એટલે યાચક આંખમાં પણ સમજી અને એની સાથે એવી પરિસ્થિતિવશ હોય એને આપવું સાધુઓ બ્રાહ્મણોને શું કામ આપવાનું કહે છે શાસ્ત્રો એ જો મજૂરીએ જાય વેપાર ધંધે જાય કે બધા કામકાજે જાય કે રેલવે સ્ટેશનો પર કુલીનું કામ કરવા જાય તો આ શાસ્ત્રો વાંચે ક્યારે અભ્યાસ કરે ક્યારે તમને આ બધા નિરાય બેઠા છે તમને બધું સંભળાવે ક્યારે ક્યાં તમે આટલું કરી શકો વાંચી શકો અભ્યાસ કરી શકો બાર બાર પંદર વર્ષ શાસ્ત્રોના અભ્યાસમાં નીકળી જાય ચિંતનમાં નીકળે રોજ નવું નવું ચિંતન કરવું આ કરવું તે કરું તમારું ઘર સંભાળી નથી શકતા ધંધામાં એટલે એ લોકોને કોઈ ખાવા પીવા રહેવાની અગડતા ન પડે ચિંતા ન રહે માટે ભરપેર એને આપવું એમ શાસ્ત્રો કહે છે તો સંસ્કૃતિ ટકશે એટલે કોઈ દિવસ સંસ્કૃતિ માટે કામ કરનારા સાધુ સંતોને બ્રાહ્મણોને ભિખારી માનવા જ નહીં જો તમે ભગવાનના ભક્ત હો તો કરે કોણ આ એક ઠાકોરજીની મંદિરમાં સેવા પૂજા કરતો હોય તો એ જો મજૂરીએ જાય તો સેવા કોણ કરે પાંચ દિવસ પાંચ દિવસોમાં પાંચ આરતી કરે કોણ બોલો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ઠંડી હોય તાવ હોય માથું હોય શક્ત શરદી થઈ ગમે તે થયું પણ મંગળા આરતી કર્યા વાગે છૂટક્યો છે તમારે એમ થાય કે આજે માથું દુખે છે તમે દસ વાગે ઉઠીને પૂજા કરો પેલા પૂજારીને એમ થોડું થાય કે હાલો ગોપીનાથજી મહારાજને દસ વાગે જગાડશે થોડો વિચારે એમ છે આ બધાને એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે એને જમાડો એને દાન આપો એને વસ્ત્ર આપો આપણે ન આપીએ એ જુદી વાત છે પણ આ એટલા માટે છે એને યાચક ન માનવા આપણું કર્તવ્ય સમજવું અને એક વસ્તુ જો મનમાં સમજાય જાય ને તો આ નડિયાદના નારાયણ મહારાજ હતા ને એક જ વાક્ય બહુ સરસ કહેતા માળાની જેમ જો ગોખી લેવાય ને કામ થઈ જાય હું એક બોલીશ તમને સમજાઈ જશે ને એ એમ કેતા કે આપું એટલું આપણું આપવું એટલું આપણું અને રાખ્યું એટલું રાખનું આપ્યું એટલું જ આપણું રાખ્યું એટલું રાખનું એની કોઈ કિંમત નહીં કરોડો રાખો તો શું છે આ બધા કરોડો સ્વિસ બેંક બધા પેડા જ છે ને રાખ જ છે ઘણા લોકો દાટી રાખે જમીનમાં કોઈ વાપરે નહીં પથરા મૂકી રાખો કે સોનું મૂકી રાખો સત્પાત્ર માં ભગવાન ને અર્થે આ બધા સત્કર્મો અર્થે એ જે આપ્યું એ આપણા નામે જમા થઈ ગયું તમે તમારા છોકરાના દસ કરોડ ખર્ચી લગ્ન કરો એ કઈ ઉપરવાળો લખતો નથી ધન છે તારી જનતા શું ખર્ચ કર્યો છે કઈ ત્યારે એમ એના એમ કરવાથી કઈ સ્વર્ગ ના દ્વાર થોડા ખુલે છે એમ તો રાજસ્થાનમાં દીકરાના લગ્ન હતા પ્યાલો પ્યાલો શું બનાવો કુવામાં ગુણિયો ઠલવી ખાંડ ની લીંબુ ની વરિયાળી બધું નાખીને પંપ પાણી ખેંચ્યું શરબત પંપ પણ એના કઈ સ્વર્ગમાં એને કઈ સન્માન થાય છે સત્કર્મ કરવું પણ ઘણા બહુ વિચાર કરે કે માંડ થોડું દઈ શકે અઠવાડિયું તો મુંજાય પછી દઈ શકે આપવું એટલું આપણું રાખ્યું એટલું રાખનું એ તો સાવ સાચી જ વાત છે અવસર ક્યાંથી મળે ક્યારેક એવા સદપાત્ર માં આપવાનું પણ એક વસ્તુ હવે એ સમજી રાખવી કે લોકો બધા પૈસાના જ ભૂખ્યા હોય છે રોટીના જ ભૂખ્યા હોય છે કપડાનું જ હોય છે એવું નથી એટલે એ સમજવું પ્રેમ આપો હું ફાપીને એ પણ મોટું દાન છે એ આંખમાં તરવર્તી હોય છે વૃદ્ધો હોય શ્રીમંતો હોય ઘણા એક બહુ સુખી કહેતા હતા ખાવાની ખોટ નહીં નોકર ચાકરની ખોટ નહીં પૈસાની ખોટ નહીં કોઈ ખોટ નહીં સાધન સુવિધાની પણ સાથે બેસીને જમનારાની ખોટ છે કોઈ જાણે ટેબલ ઉપર એકલો આવું છું બસ પીરસનારા નોકર પીરસી જાય છે બધું જાય છે પણ કોણ એ માણસ પછી કેવું સરસ બોલ્યો કે હું મરી જઈશ ને તો મને ઓળખતા બહુ છે એટલે મારી સ્મશાન યાત્રામાં બહુ મોટા લોકો આવશે બહુ જાજા લોકો આવશે મરીશ ત્યારે પણ હું આજે જીવતો છું ત્યારે મારી પાસે બેસીને બે મીઠી વાત કરનારો કોઈ નથી માણસને માણસની જરૂર છે એ કોઈ સમજતું નથી અને વાત એ સાચી મરી જાય ત્યારે બધા આવે છે સ્મશાન યાત્રામાં પણ જીવતો હોય ત્યારે કોઈ ફરકતું નથી સાથે બેસે બે મીઠી વાત કરે સારી વાત કરે બહુ જરૂર છે માણસને હુંફની પ્રેમની બાળકોને બધું આપી દેવું એટલું મહત્વનું નથી ચીજ વસ્તુઓ એને પ્રેમ આપવો એને ખોળામાં બેસીને રમાડવા એને હાથ ફેરવો એના માટે સમય ફાળવવો તો બાળકો બાર પ્રેમ નહીં ખોળે આ બધું મહત્વનું છે એમ પતિ પત્નીને સાચવે પત્ની પતિને સાચવે પારિવારિક માટે એ બધું બહુ જરૂરી હોય છે ધર્મ સ્વભાવમાં તો નિષેધ થતો જ હોય આ બધા હેતનો પણ એ મોહનો વિરોધ છે આસક્તિનો વિરોધ છે પણ એકદમ સ્મૂધલી પરિવાર ચાલે અને હેતાળ પરિવાર હોય તો એ સંસ્કારી પરિવાર કેવાય ને છત્રીસ ના આંકડા જેમ બધા બેઠા હોય ઘરમાં હમ એના કરતા ત્રેસઠ ના આંકડા જેવું થાય એટલે પ્રેમ આપો વૃદ્ધોને હોસ્પિટલોમાં એવી જગ્યાએ વૃદ્ધાશ્રમમાં ઘણા લોકો કેટલી આખી જિંદગી કાઢી નાખે છે કર્ણાટક કે દક્ષિણમાં કયો ભાઈ સિંગાપોરમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકે એની એપોઈન્ટમેન્ટ થઈ ગયેલી ટેક્સી લઈને એરપોર્ટ જતો હતો નીકળ્યો હતો એ બધી ફાઇલ મારી પાસે છે અને રસ્તામાં એક એણે માણસ જોયો અર્ધ મગજમાં પેલી તકલીફ વાળો પાગલ માણસ અને પોતે પોતાનો મળ ખાતો હતો એવું જોયું બહુ થઈ ગયું પેલું ગાડી ઉભી રાખી નીચે ઉતરી ગયો પાગલ માણસ છે અરે પાગલ છે પણ તમને કોઈ ને કઈ થતું નથી તોય કોઈ ના આઈડ્યું આમને બધું એના પહેરવેશ કપડાં હતા એ કોટ ઉતારી ગાડી મૂકી દીધો ટેક્સી વાળાને કહેતો હો રહી જાય એને સેવામાં લાગી ગયું પાણી લાવ્યો ગમે ત્યાંથી નવડાવો સાફ કર્યો હોટૅલમાંથી ભોજન લાવ્યો જમાડ્યો અને માણસ વિચાર કરતો થઈ ગયો આવા કેટલા રખડતા છે સિંગાપુર માર ગોલી એ જ ક્ષણે એણે બધું જ ફેંકી દીધું અને આજની તારીખમાં પણ એ માણસ આવા લોકોને ભેળા કરી કરીને સેવા કરે છે આ જે પણ પછી તો લોકો આપતા ગયા બધું કરતા ગયા અને એક નાનકડું એવું સંસ્થા જેવું થઈ ગયું છેક દિલ્હી સુધી પણ વાત પહોંચી વિશ્વમાં પણ ઘણા લોકો એને આદર આપ્યો સન્માન કર્યું એવોર્ડ કર્યો અખબારોમાં અહેવાલો પણ એના આવ્યા હતા કે માણસ ક્યાંથી મળે આપણે એવું ન કરીએ તો કાંઈ નહીં સગા મા ને સાચવે તો બઉ છે ને હોય તો બસ છે યાચક આંખ येने जरूर हो <coughs> आप याचक आख देखा आपु। आँख देखाय त्या आप सूत्र बीजा प्रकार आँख मारक आँख हिंसा क्रूरता क्रोध ये ये भी जी बधु येखाय त्या सावधान रहू गए मार दी જેમ કોઈ ગાય મારકણી હોય ભેંસ મારકણી હોય બળદ મારકણો હોય તો હવે એની સાથે કામ તો લેવું જ પડે પણ ખેડૂત કે પટલાણી એ સાવધાન રીત ક્યાંક ઝપટ મારીને સીંગડું મારી ના દે ક્યાંક પાટું મારી ના દે એની સાથે સાવધાની રાખવી પડે એક જણા લગ્ન થયા ને પછી એને વહુ પિયર ગઈ છે ને પછી તેડી જાય છે ને પછી આવી ગયા પછી ઘરમાં જે પહેલો જ દાડો આ માણસે કૂતરો પાડેલો એ કૂતરાને જેમ આમ પઢાવેલો એટલે એને ક્યાંક ભાઈ છેટો બેસી જાય ટોમી અહિયાં આવતો આવે એવું બધું આજે કૂતરા ની ખબર પડી ગઈ છે કે આને લગ્ન થઈ ગયા છે એટલો મોજમાં આવી ગયો કે આપણને તો સાચો વાળો બે થયા એમ એટલે કૂતરાને ઘણું કે ચલો ટોમી ત્યાં બેસી જાવ તો ટોમી જાય જ નહી કીધું એક ટોમી ત્યાં બેસી જાઓ ન ગયો એ તો પૂટડી પટપટાવે ને પગ ચાટે આમ ખેલે કૂદે ને આજુબાજુ ફરે ટોમી ત્યાં બેસી જાવ બે વાર તો એની પત્ની નવી આવી હતી ને એની આ જોયું કે આ ત્યાં તમે માણસ છો કે શું છો તો એક વાર પેલી બંધ જઈ ગઈ બંધ થઈ આમાં ત્રણ વાત થાય તો આમાં નહીં મારી ના થાય એ સાવધાન થઈ ગયું એટલે મારક માણસ દેખાય ત્યાં શું થવાય સાવધાન એટલે શિક્ષાપત્રીમાં મારા જે કહેજો અપમાન કરવું નહીં સાવધાન રખાય ત્રીજા પ્રકારની આંખ છે એ માદક આંખ છે વિષય આંખ છે જેને સેક્સીઆઈઝ કે છે એની આંખમાં વિકાર તમને એવી આંખ જ્યાં દેખાય ત્યાં સાવધાની જરૂર નથી ભાગી જ છૂટાય સાવધાની કામ જ ના આવે એનાથી છેટું રહેવું યાચક આંખ દેખાય આપવું મારક આંખ દેખાય ત્યાં સાવધાન રહેવું માદક આંખ દેખાય ત્યાંથી છેટું રહેવું એ જ બચ્ચાનો ઉપાય કારણ કે એની આંખ વિકારી છે અને એ વિકારો જગાવ્યા વગર ના રહે ચોથા પ્રકારની આંખ છે આંખ છે એની આંખમાં એનું દ્રઢ મનોબળ નક્કી કર્યું હોય ને એ છોડવું નહીં એવી એની આંખ હોય એ આંખમાં દેખાય દ્રઢ નિશ્ચય અમુક તમે જોજો આપણે રૂબરૂ મળ્યા હશે બરાબર જોયા હશે પણ નરેન્દ્ર મોદીની આંખ છે ને વેધક આંખ છે એને નક્કી કર્યું હોય ને એ આંખમાં દેખાય દ્રઢ સંકલ્પ હોય પૈકી મૂકે નહીં સાચું ખોટું અને એ થોડાક જ આમ દાંત અને હોટ પીસે આમ ત્યાં ઘણું બધું નક્કી કરી નાખે હા જે આ વેધક આંખ હોય એ થોડાક દાંત પીસે ત્યાં તો કેટલું નક્કી કરી નાખે એવી જેની આંખ દેખાય ત્યાં સમજદારી થી કામ લેવું તો જ તમે સુખી થાવ કારણ કે એ સાચું નક્કી કરે એવું જ નથી હોતું એ પોતાનું પગડું નક્કી કરે સિંહ હોય છે ને આંખ વેધક હોય છે તમે એને જાજી તમે જોઈ ના શકો એને લક્ષ્ય નક્કી કર્યું હોય એટલે ફાડી જ ખાય અને સિંહ છે એ શિકારનું એવું જ છે એ જે હરણને સામે આંખ માંડી પછી બીજા વચ્ચે ગમે તેટલા આવે ને એના ઉપર આંખ ને જવા દે એક જ એટલે એક જ પછી જે હોય એ પાડિયા છૂટક્યો કરે મરી જાય પણ મૂકે નહી એમ ટૂંકમાં પછી એ સાચું કે ખોટું ત્યાં સમજદારી જોઈ કહેવાય ને કે આમ જંગલનો રાજા સિંહ કહેવાય અને સિંહ બેઠેલો આમ બે પગ આમ ખોડીનો એમાં એક વાંદરો નીકળ્યો એટલે પેલા સિંહે કીધું એ અહીંયા આવ માલિક શું છે મારી તમને શું જરૂર પડી તો કે લોકો બધા એવી વાતો કરે છે કે સિંહ વન નો રાજા કેવાય પણ એનું મોઢું છે તો રાજા અને મને કે છો મોઢું ગંધાય છે એ જ પંજો માર્યો મારી નાખ્યો ફેંકી દીધો એક બાજુ ત્યાં ગધેડો નીકળ્યો એને કદી અહીંયા મારો કામ પડ્યું તો કે હું વનનો રાજા અને બધા એમ કે છે કે આનું મોઢું ગંધાય છે તો તું શુંઘી છો છું મારું મોઢું ગંધાય છે એટલે પેલા નથી કે મારી નાખ્યો છે બોલ્યો છે સાચું જ બોલ્યો છે એટલે ગધેડો શુંગીને કે તમે વનના રાજા તમારું મોઢું ગંધાતું છે તો સિંહ કે મને પોતાને ગંધાવે છે ના પાડે મારી નાખ્યો એમાં શિયાળ નીકળ્યું એને કીધું આવું મારું કામ પીડ્યું તો કે બધા લોકો એમ કે છે કે મારું મોઢું ગંધાય છે હું રાજા તો તું જરા સુંગી જો મોઢું ગંધાય છે કે નથી ગંદાતું એટલે શિયાળે સેકન્ડ નક્કી કરી લીધું કે હા પાડી હોય ને એક ના પાડી હોય એટલે શિયાળા મોઢું લઈને કે માલિક મને અઠવાડિયા થી શરદી છે સમજદારી થી કામ શિયાળા લઈ લીધું એમ આવા જ્યાં જ્યાં તમને કોઈ વ્યક્તિ દેખાય તો એની સાથે સમજદારીથી જ કામ લેવું પડે અરે એક ગુરુ હતા ને તો એની પાસે બે ચેલાઓ હતા બીજા ઘણા હતા એમાં બે ચેલાઓ પશ્ચિમની વાત છે પ્રદેશ તો એ પાછા સિગરેટના વ્યસની એમ થયું કે આપણે સિગરેટ પીએ છીએ આશ્રમમાં દાખલ થયા થોડો વખત થઈ ગયો ગુરુને ખબર તો પડવા દેતા નથી પણ પીવાય ન પીવાય તો કે ભાઈ વ્યસન છે છૂટતું નથી પણ તો કે આપણે ગુરુને પૂછી જોઈએ પછી જો આ પાડે તો ના પાડે મૂકી દેવું સારું એ જુદી જુદા બધા જગ્યાએ રહેતા હોય બીજે દિવસે આવ્યા તો એક પીતો હતો એક નહોતો પીતો નહોતો પીતો એને પહેલાં પૂછ્યું કે તે ગુરુને પૂછ્યું નથી તો પૂછ્યું ને તો તે તક પૂછ્યું તો મને તો ના પાડી તને મને તો હા પાડી કે સિગરેટ પીવાય એટલે મેં પૂછ્યું કે સિગરેટ પીવાય કે નહીં તો મને તો ના પાડી મેં મૂકી દીધી તો કે મેં પૂછ્યું મને કીધું પીવાય ટેસ્ટથી પીવાય એવું કેવું તો કે પૂછવા પૂછવામાં ફરક હોય ને તો કે તે શું પૂછ્યું એટલે છોડી દીધી ને એને પૂછ્યું કે બાપજી ગુરુદેવ નામ સ્મરણ પ્રભુની બંદગી ભજન કરતા કરતા સિગરેટ પીવાય તો પીવાય જ નહીં ભગવાનનું ધ્યાન ભજન સ્મરણ જપ કરતા કરતા સિગરેટ પીવાય જ નહીં આવા પવિત્ર કાર્યમાં સિગરેટ પીવાતી હશે છોડી દેવાની બરાબર તો ત્યાં શું પૂછ્યું મેં એમ પૂછ્યું કે સિગરેટ પીતા પીતા પ્રભુનું નામ લેવાય તો કે લેવાય એમાં કોઈ વાંધો નહીં આપણે બીડી પીતા હોય હોય એમાં કઈ એવું કઈ નથી કે નામ ન લેવાય તમે જો વાત ના પાડી શકે એમ પૂછે પ્રાપુ પૂજા કરતા કરતા એમ જાજરું જવાય તો કોઈ ના પાડે પણ એમ કઈ જાજરું બેઠા બેઠા ભગવાનનું નામ લેવાય તો પેસ્ટ થી લેવાય બહુ વેદક દ્રષ્ટિવાળા વ્યક્તિ હોય ત્યાં બહુ સમજદારીથી કામ લેવું પાર ઉતરે પાંચમા પ્રકારની આંખ છે એ પાવક આંખ છે હવે આપણે આમ ધીમે ધીમે ધીમે સહજાનંદ સ્વામી તરફ જઈએ છીએ આ બધું થોડું ઉપયોગી આપણે એટલું પીરસીએ છીએ કે કોઈને સત્સંગ હોય ન હોય તો જીવનમાં અને સત્સંગી હોય તોય જીવનમાં ઉપયોગી વસ્તુઓ પણ આ બધી છે જ એટલે આપણે થોડું એનો વિસ્તાર કરીએ છીએ અને વિસ્તાર પછી આપણે જઈએ તો એ વધારે આપણને શ્રીજી મહારાજની આંખનો મહિમા સમજે તો પાવક આંખ છે એ પવિત્ર કરે જેના ઉપર દ્રષ્ટિ પડે એના પાપ બાળી નાખે એના કુસંસ્કારો દૂર કરી નાખે એટલે સાધુ સંતો જે છે જે ભજન કરતા હોય વ્રત તપ કરતા હોય નિયમ રહેતા હોય ધર્મમય જીવન હોય આ બધા સાધુ સંતો એની આંખ છે પાવક આંખ ન સમજાય તો તમે સીધી રીતે ગાંધીજીની આંખ છે પાવક આંખ કહેવાય ગાંધીજીની સાથે રહેતા એ રવિશંકર મહાજન આ શ્રી શ્રી રવિશંકર મહારાજ વાત નથી કરતું પેલા ભૂદેવ જેમને હાથે ગુજરાતની સ્થાપના થાય એ રવિશંકર મહારાજ ડોસા આંખ પાવક વિનોબા ભાવે આંખ પાવક પાવક આંખનું પ્રમાણ શું કે તમે એમની સાથે રહ્યો તો તમારા જે કુસંસ્કાર છે ખોટી ટેવો છે એ બધી જતી પાપ છૂટ્યા એટલે જ્યાં પાવક આંખ દેખાય ત્યાં સામીપ્ય રાખવું સમીપમાં રહો જેને કોલસો હોય ભઠ્ઠામાં રહે તો કેવો લાલચોળ પોતાનું કાળાપણું ઉલટાપણું બધું છૂટી જાય પણ કોલસાને જેવો તમે ભઠ્ઠામાંથી બહાર કાઢો એટલે તરત હતો એવો ને થઈ જાય આ આપણે ગુરુકુલમાં તમારે મજૂરીએ જે લોકો રે સફાઈવાળા રહેતા હોય સામીપ્ય રે છે તો સેજે તમારે દરવાણીથી માંડીને જાડું લગાવવાળા સુધીમાં થોડો વખત થાય એટલે લોકો પૂજા કરતા થઈ જાય સ્નાન દિવસથી પૂજા પાઠ માળાજપ બધું કરતા થઈ જાય એના એ જ લોકો જયારે અહીંથી દૂર થઈ જાય ત્યારે થોડો વખત રહેવા કોલસા જેવા થઈ જાય સામીપ્ય પ્રતાપ છે કે એના પાપમય વૃત્તિઓ સંસ્કારો ટેવો એ બધું છૂટી જાય છે વિદ્યાર્થીઓ પણ તમે જો ભણવા આવે છે રે છે સાથે રહે છે તો ભજન કરતા કઠોર વ્રત ચાંદ્રાણ જેવા માગસ્નાન જેવા વ્રત કરનારા છોકરાઓ જે છે ને એ કોઈ છોકરા ગુરુકુળમાંથી બહાર નીકળ્યા પછી માગ સ્નાન કરતા નથી જિંદગીમાં ક્યારે જિંદગીમાં ક્યારેય ચાંદરાયણ કરતા નથી એકાદશી કદાચ સમજતા હોય બધા રાખતા હોય પણ ઘણા એ પણ ચૂક પડી જતી હોય પછી અફસોસ થતો હશે પણ ઘણી ખ્યાલ આવી જાય પણ આ બધું કેમ કેમ થાય છે સામિત્યથી સંગથી થાય છે સહવાસથી થાય છે માટે પાવક આંખ હોય ત્યાં સહવાસ સહવાજ બહુ મોટું કામ કરે સોબત આપ સોબત છે ને એ આપણું લગભગ સાઠ ટકા કામ પૂરું કરી દે ન કરવું હોય તો ભજન થાય ન કરવું હોય તો નિયમમાં રહેવાય ન કરવું હોય તો ધર્મમાં રહેવાય સેજે જ બધું થાય એટલે નહીં ઘણા લોકો કહેતા હોય ને કે હોશિયાર હોય તો ટ્યુશન રાખવું કેમ સેજે સેજે એનું રિવિઝન થયા રાખે ન હોય તો આળસથી ખાય નહીં સાદને રાખે બધું જે તમે આવીને એને હોમવર્ક કરાવો એ સહવાસથી થાય અને ખરેખર આપણને આમ લાગે આપણે સાધુ આશ્રમની અંદર હું ઘણીવાર રાતે બાર વાગે સવા બારે સાડા બારે આપણે આંટો મારતા હોય તો કેટલાય છોકરાઓ એ કરતા હોય આવો શિયાળો છે તો રાતે સાડા બાર દંડવત કરતા હોય ક્યારેક આપણે પોણા એકે આવ્યા હોય ને તોય કોઈક ને કોઈક દંડત કરતો પ્રદક્ષિણા કરતા હોય કોઈ માળા કરતો હોય બેઠો ત્યારે એમ થાય કે આ સંઘથી થાય છે નહીતર ના થાય એમ ગાંધીજીના સંગે વિનોબાના સંગે રવિશંકર મહારાજના સંગે પાપ છૂટે અને એવા આપણા બધા કેટલાય સંતો એના તો પ્રસંગો અનેક છે બસ એમના સંઘથી એટલે જ સારંગપુરના છઠ્ઠા વચ્ચના મૃતમાં કહ્યું ને કે મોટું તીર્થ નેમી શારણ્ય ક્યુ કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એ જ નૈમી શારીણ્ય ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર ગણવું તીર્થની વ્યાખ્યા કેવી સહજાનંદ સ્વામી સ્પષ્ટ સુંદર કરી તીર્થે જવું એ આપણે સમજીએ છીએ સાચું તીર્થ તો એકાંતિક સંતોનો સહવાસ એ જ મોટા મોટું તીર્થ છે બસ સંત ચરણ મહાતીર્થ જેમ વિષયો ઉડી જાય એટલે પાવક આંખ દેખાય ત્યાં સામીપ્ય રાખવું છઠ્ઠા નંબરની આંખ છે તારી દે એ પહોંચેલા સંત પાપનો પહાડ હોય ને છો દ્રષ્ટિ માત્ર થી એને ભવ પાર કરી નાખે ને એ સંતની આંખ તારક આંખ છે હે ગુરુ ગોપાળાનંદ સ્વામી અભે સિંહ દરબાર પાપનો પહાડ કહેવાય મહા શિકારી મહાભારાડી મહા અનાળી હમ પણ આ જ્યાં તારક આંખ દેખાય ને ત્યાં શરણમાં પડી જવું એટલે કામ થઈ જાય પગ પકડી લેવા બાપ તેરી ગૌ છું બસ પૂરું બીજું કાંઈક કરવાનું નહીં તારો છું પ્રેમાનંદ કે તારો કે મારો એ અભયસિંહે પગ પકડ્યા અને સ્વામીની દ્રષ્ટિ પડી થયો બસ માથું ઝુકાવ્યા પેલા પાપી અને મસ્તક ઝુકાવી ઊંચું કરે ત્યારે મહાઓલિયો પીર થઈ જાય આ તારક આંખ પ્રતાપ છે અને અભયસિંહ કેવા થયા કયો સવારના છ થી બપોરના બાર વાગ્યા સુધી ધ્યાન પૂજામાં બેસી રહે એને સંસાર ઉગે નહીં અને એક સંત જેવો પુરુષ થાય એ તારક આંખ છે એ ગુરુ ગોપાળ ગુણાતીતાનંદ સ્વામી વાલેરા વરુ મહાન બારવટ્યો પણ પલમાં પીર કર્યો ને આશીર્વાદ આપે ને દીકરાઓ થાય ક્યાંય માયના છે દાખલ પાપ બધા ખતમ થઈ જાય એક જન્મ ના નહીં પાવક આંખથી એક જન્મના પાપ ખતમ થાય તારક આંખ થી પાપ ખતમ થાય એની પાસે કોઈ હિસાબ જ માગી ના શકે એ જ તારક આંખ છે એ ગુણાતીતાન સ્વામી જુનાગઢથી ગોંડલ આવતા હતા અને ભાદર નદીના પટમાં બપોરના ચાર વાગ્યાનો સમય હશે એટલે ગુણાદિત્યાનંદ સ્વામી વીસ પચીસ સંતો સ્નાન કર્યું અને એ ભાદરની નરમ રેતીમાં બધા સંતો લાઈનસર બેસીને માનસી પૂજા કરવા બેસી ગયા થોડી પથ્થરની ઊંચી શિલા ઉપર ગુણાદિત્યાનંદ સ્વામી બેસાડ્યા આસન પાત્ર બીજા બધા સંતો આજુબાજુ બેસી ગયા ભાદરનો શાંત પ્રવાહ અને આવી પહોંચેલી સંત મંડળી એ વખતે બાજુના લીલાખા ગામનો ગામધણી ગ્રાસ્યો મુંજો સૂરુ ગિરાસદાર એ જંગલમાંથી શિકાર કરીને નીકળ્યો બાર જોટાળી બંદૂક બરછીવાલા હથિયાર મોટા મોટા મૂછોના કાતરા ભયંકર વેશ બે ત્રણ બધા સસલાઓ એવા પ્રાણીઓ મારે લધા જોડીમાં નાખેલા પણ જેવો જાડીમાંથી બહાર નીકળ્યો અને આ સંતો નું દર્શન થયું થંભી ગયો એ પ્રદેશમાં સંતના પ્રદેશમાં જે પગ મૂકવો ને એ પણ ભાગ્ય ખોલી નાખે છે એની જે કિનારીમાં જેવો પ્રવેશ કરવો ને બઉ મોટા ભાગ્ય નંદસન થયા એમણે લખ્યું છે એક લાખ વાર જન્મે ને દેહ ધરે મનુષ્યનો સત્સંગમાં હો એક લાખ વાર મનુષ્યનો દેહ સત્સંગમાં ધરે મરે ધરે મરે એમ એક લાખ વાર સત્સંગમાં દેહ ધરે અને સત્સંગ કરે શાસ્ત્ર અધ્યન કરે સાધુઓનો સંગ કરે ભજન કરે ત્યારે એક લાખ જન્મે આ સહજાનંદ સ્વામી કેવા છે કઈક ઓળખાયટા મેળા છે એમ સત્વાનંદ સ્વામી કીધું હું શું કહું હવે એ તો બધા સાથે રહેનારા બધા અનુભવ છે એટલે જ ગુણાતી સ્વામી કેતા છે અને આ બધું બોલીએ છીએ જીભ જાલી જાલી ને બોલીએ અને જેવું છે એવું જણાય તો ડગળી ચસ્કી જાય કે ગુણાદિત સ્વામી અને તમને મનાય કે ન મનાય એક વાત તો સો ટકાની છે આપણને એક ક્ષણમાં જેટલા તમે બેઠા છો ને અત્યારે જેટલા બેઠા છો ને એને બધાને ભ્રમરૂપ કરી દેવા હોય ને સહજાનંદ સ્વામીની વિધિના સેકન્ડની વાત છે આ તમને જરાય હું જૂઠ કેતો નથી પણ સમજીને આગુ પાછું કરીને આપણને આમ કરી નાખવા કઈ મોટી વાત નથી એના પણ આપણે જેવા છે ને એવા રાખીને તમે તમારી ચાલો એમાં અત્યારે સુખ છે બાકી એને અઘરું નથી કે તમે ભૂલ ખાતા ને તમને એમ થાય કે આપણે આમ બધું છે ને આટલું બધું છે છતાં આપણામાં આમ કેમ નથી તેમ નથી થતું એ સમજીને નથી થતું બાકી એની દિવ્યતા ઓછી નથી એટલે જે લાભ મળ્યો હોય છે એ ઓછો નથી એમ પણ એના માટે એટલું જ યાદ રાખવાનું ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે એના શબ્દોમાં જ કહું છું કે આ જે આપણે અત્યારે કરીએ છીએ એટલે આપણે પણ સમજવાનું અત્યારે આપણે જે કરીએ છે એ શું છે ગુણાતીતાનંદ સ્વામી કે હોનાનો હલ્લો છે હલ્લામાં સમજો કાઠિયાવાડી લોકો બધા ખેતી કરનારા હોય એને સમજાવીએ આ જે મગફળી વાગતા હોય ખેડૂતો પછી મગફળી ઉપાડી લે બધી વેળી કરી લે પછી ખેતરમાં જમીનમાં થોડા થોડા દોડવા રહી જાય ખેડૂત પોતે પછી નહીં એ પછી લોકોને આપી દે અને છોકરા હોય તો એ વી રાખે એ જે હલ્લો કરેડું કરેલો એનું એક વીણી વીણીને કોથળા ભરાય એટલી મગફળી નીકળાય એમ ગુણાતી સ્વામી કે આપણે જે કરીએ છીએ ને હોના હલ્લો છે હોના એટલે આજે આપણને ભલે દેખાતું નથી પણ આ જયારે પાક છે ને ત્યારે એનું ફળ જાળવું નહીં જાય એવું થશે એ તમે હકીકત રાખજો એમાં તો સવાલ જ નથી એવડું મોટું પાક આવશે દાણો તો આપણે એક જ વાવીએ ને ત્યારે તો બાજરા જેવું થૂંબડું દેખાય ત્યારે એમ દેખાય કે આમાં આટલો બધો બાજરો નીકળે તલનો એક જ દાણો નાખ્યો હોય પણ પછી જયારે પાકે ત્યારે તમે આમ ઊંધો કરો ત્યારે આમ જોવો તમે એમાં સારા તલ થયા હોય તો થોડી અધિક ટોચ સુધી ઢીણ ડોડવા ભરાણા હોય તો આમ સીધો આમ કેટલો ઢગલો થઈ જાય ખરા કરતા એમ જેથી બરાબરની ઊંડી પાકશે ને ત્યારે ખબર પડશે કદાચ ત્યારે શું થશે ખબર છે આ અંતરંગ વાતો થઈ હોય આ તમને એટલે આપણને આપણો મહિમા સમજાય અને કરીએ છીએ એનો મહિમા સમજાય ત્યારે આપણને એક આંખમાં આંસુ હશે અને એક આંખમાં શોક દુઃખ હશે જેદી આ ખ્યાલ આવશે ને તે દિવસે એક આંખમાં આંસુ હશે ને એક આંખમાં દુખ ને શોખ હશે શું આંસુ શું હશે કે આ કર્યું તો કેટલું મળ્યું અને દુખ ને શોખ એ હશે કે મળ્યું હતું ત્યારે આટલું જ કેમ કર્યું ત્યારે વધારે કેમ ના કરી લીધું એમ સમય મેળવતો વધારે કેમ ના કરી લીધું વધારે વધારે સત્સંગ કેમ ના કરી લીધો વધારે સેવા કેમ ના કરી લીધી વધારે નામજપ માળા કેમ ના કરી વધારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કેમ ના કરી લીધું એમ થશે હવે આપણે એટલો જ વિચાર કરીએ છીએ કે મારા કે તમારા એવા જન્મના ક્યાં કંઈક કેવા કોઈ સંતના કેવા કેવા કૃપા કે કંઈક શું હશે કે આપણે જેને અનંત બ્રહ્માંડના ઈશ્વરો ખોળે છે તો એને હોંકારો નથી દેતો આ સહજાનંદ સ્વામી એ આપણે થોડું ભજન કરીને હોંકારી દઈએ કંઈ ઓછી વાત છે કંઈ હે અને એમ સાચી વાત છે ગરીબ ની વાત છે એ બહુ સાધના કરીને ભજન કરનારા હોય એના કરતા દિન ભાવે થઈને થોડું દિન ભાવ જોઈએ દિન હું પછી કરું છું આમ સમથિંગ તો એ આટા મારે તમે તો પછી કઈ ના થાય આપણે જો ભજન થોડું ઘણી કરીએ થોડી ઘણી સેવા કરીએ પછી સાધુ સંતો કે સત્સંગમાં મોટા બધા એને જો આપણે નમતા જમતા દબાણમાં રાખતા હોય તો પછી નથી મેળ પણ જેટલું થાય એટલું કરી નહીં જો દિન ભાવે કરતા હોય તો એ ગરીબ નો એ બેલી છે સાધન થી થોડા મળે છે ભાઈ એટલે ઘણા લોકો બહુ આમ દેવ દર્શન કરતા વ્રત કરતા હોય કરતા પછી હાંડ બહુ થઈ જાય હા હા ખરેખર આ બધા બહુ પછી એનો કોઈની ગરજ નહીં સાધુ ની ગરજ નહીં હવે એવું થઈ કે આ સાધુ જોયે ને આપણા જેવા જ છે એમાં બીજું કઈ નથી આપણા જેવા જ લાગે અને કઈ ગરજ એ પછી ગમે તેટલું કરે તો એ ઠાકોર જેવો સંત આદિન રહેતો હતો તેવો ને તેવો રહે તો એના ઉપર ભગવાન રાજી થાય એમ સાધુઓનું એમ પણ લખ્યું કે પેલા તો સામાન્ય હોય પછી ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો એ ગરીબ માં ગરીબ હરિભક્તો હોય એની આગળ નમતો રહે તો પર ઉપર ભગવાન રાજી થાય બહુ છે આ બધું પકડી રાખવું જોઈએ સમજીને એટલે પેલો મંજો સૂરુ એમણે આ જોયા દર્શન કર્યા ઓહો આજ પહેલી વાર આવા સાધુના દર્શન થયા બાકી તો ગામમાં બે પાંચ આવ્યા હોય તો ત્રાગા કરે આખું ગામ દાંદણીયા ધૂણાવે કાલી રોટી સફેદ દાદ એટલે માલપુવાન દૂધ પાક અડીંગા જમાવે ત્રાસ હોય અને આ સાધુ સંતો અને પહેલી વાર જોઉં છું આટલું મને મને ટાઢું કેમ થાય છે હું તમને એક પ્રશ્ન પૂછું તમારા મનને ક્યારેક ક્યારેક પૂછજો તમને ક્યારેય એવી જગ્યાએ એવા સાધુ પાસે બેસીને એવા સંતના કે દર્શન કરીને ક્યારે તમને ટાઢુ થયાનો અનુભવ થયો છે તપાસ કરજો હયું ધગેલું હોય છે ઠંડુ શરબત એવું ટાઢું હું હોય અને તમે તપાસ્યા કરો તો લાખ કરો તો હૈયું તપે જ નહી અને ક્યારેક એવું હોય કે કાંઈ પણ કર્યા વગર હૈયું તપાસ કરે તે કરે તે કરે એ મુંજાને મારે જવું જોઈએ અને એમણે એ બંદુક ને બધું એક બાજુ જાળામાં છુપાવી દીધું મરેલા સસલાઓ છુપાવી દીધા અને ધીમે ધીમે બાદરના જળથી હાથ પગ ધોઈ અને સામે આવીને ગોઠણીય પડીને જેમ ઈસ્લામ ધર્મી લોકો નમાજમાં જેમ ગોઠણીય પડે અલ્લાહ પરવતી ગારની બંદકીમાં એમ હુંજો સૂર બેસી ગયો અને ગુર ગુણાતીતા બાપ બ્રહ્માંડોમાં નજર રમે ધીમેથી સૂર્ય ઉગે અને જેમ કમળ એના પત્તાને ખોલે એમ આંખો ખોલી સામે મુંજો સૂરને છું આ તારક આંખ છે જોઈ રહ્યા થોડી વાર કોણ છો તમે બાપજી બાજુના ગામ લીલાખવાનો ગિરાસદાર અધમ પાપી હોય મુંજો શું મારું નામ પણ મારા આપ કોણ છો ભગવાન સ્વામી નારાયણ ના સાધુ છે આપના દર્શન મને બહુ શાંતિ થઈ છે મહારાજ હું તો બહુ પાપી છું અને ગુણાતિતતા નું છે ઉપાડી કીધું ને થોડું શરણ પકડવું જોઈએ હું તો બહુ પાપી છું ગુજરાતિત ભાઈ એવા પાપીઓને તારવા માટે તો ભગવાન પૃથ્વી ઉપર આવ્યો છે અને એનો સંદેશો લઈને અમે ગામે ગામડે ફરીએ છીએ સારું થયું કે આપણે પાપને કબૂલીએ અને વાત સાચી છે જેવું આવો તેવું લણો અને પછી બાપ તો એને જીહવાગરે સરસ્વતી એ માંડા બોલવા પોતા વાંચવા તો પડે ને વણ વિચારે વાતુરે આવે જેના અંતરથી ભાઈ કરેલા ક્યાંય જાતા નથી સારા કરશો તો સારું ભોગવશો નબળા કરશો તો નબળા ભોગવશો યમપુરીમાં માર ખાતા ખાતા પાપીઓ પરેશાન થઈ જાય છે મુજબ શું પણ યમપુરીમાં કોઈને શ્રદ્ધા હોય ન હોય જવા દે અહીંયા પૃથ્વી ઉપર એ ઓછા દુઃખ છે યમ પૂરી જ છે પૃથ્વી ઉપર પણ એમની જ વાતે વાત ઉપાડી કે કોઈ શિકારી હરણને બાણ મારે પીડા નહીં થતી હોય એક પ્રાણી બીજા પ્રાણીને શિકાર કરીને તોડીને ખાય એને કીડા નહીં થતી હોય માંસાહારી લોકો જીવતા પ્રાણીઓને તેલની કઢાઈમાં નાખીને તળે તો એને પીડા નહીં થતી હોય જીવતા કાપી કાપીને પ્રાણીઓને ખાય એને પીડા નહીં થતી હોય અરે વાછડા ને બળદ બનાવવા માટે એના કોમળ અંગ વૃષણ ઉપર ધારધાર છરીઓ કાપી અને ચલાવે વાતે સાચી પીડા કેટલી થતી ત્યારે એ બળદ બને એને વૃષણમાં છરી ચલાવવી એટલે મુંજાસૂર આ બધા જમપુરીના દુઃખ છે અનેક પ્રાણીઓ દુઃખ ભોગવે છે ને એ પૃથ્વી ઉપરની જમ્મુરી છે પેલી જમ્પુરી તો છે જ બાકી માટે માણસે સુખી થવું હોય તો પાપ છોડવા એક પછી એક બોલતા જાય મુંજાસૂરું બરફ પીગળે એમ પીગળતો આંખ માંથી આંસુ પગ પકડી લીધા મહારાજ મારા તો ગીણાની એટલા પાપ કર્યા છે એટલા માણસોને માર્યા છે એટલા પ્રાણીઓને માર્યા છે એટલો માંસહાર કર્યો છે એટલો શરાબ પીધો છે એટલી બહેનો દીકરીઓને મેં બે કરી છે મેં શું પાપ નથી કર્યા એક બાળક જેમ રડે ને એમ મુંજાસૂરું રડવા માટે ગુણાતીતાનંદ સાહેબ માથે હાથ મૂકીને કે મુંજાસૂરું તારા જેવાને પાવન કરવા માટે બેઠા છીએ ભગવાનને શરણે આવી જાય તારા બધા પાપ આ ભાદરમાં વહાવી દે નહીં તો આ ગુણાતીત નહીં આવી જ શરણે આપણો બાપ મોટો છે કે એને શરણે બધું મૂકી દે મારો ઉદ્ધાર થશે પલમાં તને અહેસાસ થાય કે મારો ઉદ્ધાર થયો છે અને બાદરનું જળ લઈને ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા સહજાનંદ સ્વામીને શરણે લીધો બધું પોટલું મૂક્યું સહજાનંદ સ્વામીને શરણે અને પાપ બળીને ભસ્મ થયા મૂંઝા સુરના હૈયામાં થયું કે મારા પાપ બળ્યા બીજી વાર પપ પકડી લીધા મહારાજ આપ કહો છો સત્ય થાય છે મારો ભાર ઉતર ગયો તો એવું મને લાગે છે એ કેવા હશે બસ મહારાજ હું એક માગું છું કે આપ મારે ઘેરે આવો અને પધરામણી કરો અને મારું કંઈ અન્ન ગ્રહણ કરો અરે અરે અરે મુંજાશું તમારું હજી ઘર અપવિત્ર હોય હજી ખાણાપીણાના તમારા વ્યવહાર અમે જાય છે ગોંડલ પંદર વીસ દિવસ રોકાશું એ બાજુ પાછા આવશું ત્યાં સુધીમાં બધા આચાર શીખ્યા આ પ્રમાણે રહો ઘરને લીપી નાખો વાસણને અગ્નિમાંથી પસાર કરી દો આ બધા વર્તમાન રાખો આવી રીતે બધું કરો તમારું ઘર પવિત્ર થાય તારું ઘર પૂછતા પૂછતા સામેથી આવશું ને તારું ગ્રહણ કરશું બસ અને મુંજા સૂર્યને કેવો પાવન કર્યો આંખ ને શું કહેવાય તારક આંખ તારી દે પળમાં પીર કરે તમારે ત્યાં શું કરવું બસ શરણ પકડી લેવું હવે છેલ્લી આંખ જે છે એ મોહક આંખ છે જે આપણા ચિત્તને હરી લે ને તારે પ્રેમ સખી નાદ કે ચિત્ત મારા ચોર યાર એ આપણા ચિત્તને પ્રાણને મનને અરે આત્માને પોતામાં ખેચીને એવી મોહક આંખ હોય છે એવી આંખાનંદ સ્વામીની આંખ એ મોહક આંખ છે મહારાજની આંખ સુંદર એટલે એની સુંદરતાનું શું વર્ણન થાય ચિત્રમાં પ્રતિમા આટલી સુંદર લાગે છે આજે જયારે હાલ હવાલ હયાત હોય ત્યારે એ આંખ કેટલી એનું દર્શન કેવું હોય કલ્પના જ કરવાની રીતે આંખોનું વર્ણન થાય આંખ વિશાળ નેત્રીણી નહીં ઘણા ચણિયા બોર જેવડી જેવડી આંખો હોય આંખ છે અજમેરી બોર જેવી મોટી વિશાળ ખુલતી અને જે આંખનો કાળા સિવાયનો જે સફેદ ભાગ છે એ એ કેવળ સફેદ ન હોય પણ કમળના પાંદ હોય ને એની ગુલાબી જાય હોય અને તંતુઓ બધા ગુલાબી ગુલાબી આમ તાતણાઓ વેન નસ દેખાતી એટલે ઠાકોરજીની આંખને કમળના પથ્થર જેવી કહેવામાં આવે છે કમળના પાંદડા આંખની જે અંદર સફેદ ભાગમાં લાલ લાલ આમ ચાં નાની નાની જે રક્ત વાહિનીઓ એનો ચાંઈ દેખાય એને ટરું કેવાય છે રૂપાળી ટુ રાત ગીર ધારી લોચનિયા તીખા બાણ કે જાઉં બલિહારી આ સામે જોઈને લખે છે જો રૂપાળી ટસરું લાલ લાલ ટસરું દેખાય છે રાતળે ગીરધારી રે સુંદર કમળના પત્તા જેવી અંદર લાલ લાલ લાલ ગુલાબી જાય વિશાળ નેત્ર ખુલતા એવી મોહક સુંદરતાથી આપણને મોહીને પટવદર માં દાદા ખાચરને પરણાવીને શ્રીજી મહારાજ ફરતા હતા પાછા ત્યારે પાછા ફરતા વાવેરા ગામ મારા પોતે ગાડું ચલાવતા બળદગાડો દાદા ખાચર લગ્નનું જાંદડીઓ બધા સાધુ એ જમાના વાવેરા ગામને પાદર આવ્યા એટલે મહારાજ એમ થઈ ગયું બીજા બળદગાડ બહુ પાછળ રહી ગયા તે કેટલીક પાછળ રહ્યા હશે તે ગામને ગોંદરે બળદગાડ ઊભું રાખ્યું અને મહારાજ નીચે ઉતરી શિવનું ડેરું હતું મંદિર શિવને નમસ્કાર કર્યા પ્રણામ કર્યા અને ડેરા ઉપર ચડ્યા અને ત્યાં આમ ડેરાને પકડી એક પગ નીચે એક પગ ઉપર ડેરાને થોડેક અને આમ નેજવો માંડી અને આમ જોવે દૂર કે બળદગાડા કેટલેક છે હવે આમ નેજવો માંડેલો આમ ખેસ નાખ્યો એ ખેસ ફરફર ફરફો થાય આમ નેજવો માંડીને આમ જુએ એ વખતે ત્યાં ભરવાડ બકરા ચરાવે એ ભરવાડ આ જોએ રાખે ગજબ છે એ આમ નેજવો માંડીને આમ મહારાજે જુએ અને જે ખેસ પવનમાં ફરફર ફરફર થાય ભરવાડ ને તો મનમાં વસી ગયું ગજબ ક્યાં બાપો ગજબ છે મહારાજ નીચે ઉતર્યા પછી નીચે બેઠા સાથે હતા એ બધા આજુબાજુ બેઠા પણ બરોબર તો લાકડી પછી શ્રીજી મહારાજની આંખ જ જોયા કરે એટલે ભય સાથે બધા એમણે કીધું ગોકળી શું જોવો છો હે હે હે હા આ આંખ છે ને અસલ હરણની આંખ જેવી આંખ છે હું એની આંખ જ જોઈ રાખ્યો આખ જ કે આ બાપા નથી ભગવાન છે હા તે બસ આ માણસ આંખ આવી ન હોય પણ બસ હું તો જોઈ જ રહું છું જોઈ જ રહું છું જોઈ જ રાખ પેલા કે બસ તું અંભારે રાખજે તારું કામ થઈ જાય છે એ કેવાનું થોડું આ ભૂલાય જ નથી કે હવે એ એ ભરવાડ ને એ મનમાં જે આંખ વસી ગઈ અને નેજવા માંડીને જેમ ઉપર જોતા હતા અને ખેસ જે ફરફર થતો હતો એ એવું એને વસી ગયું જે મળે એને મેં સ્વામિનારાયણ કહેવાય ને એનું દર્શન કર્યું પણ એ આમ નેજવા માંડીને જોતા હતા અને એનો જે ખેસ ફરફર થતો હતો અને એની આંખ વાહ વાય વાહ મેં એવી કોઈની આંખ જોઈ નથી જે આવે એની વાતો કરે અને ભરવાડ બહુ જીવો હતો લાંબુ આવ્યું તે સંતોની બીજી પેઢીમાં જેને પછી સહજાનંદ સ્વામીનું દર્શન નહોતું એ એ બાજુ નીકળે ને ત્યારે ભરવાડ પાસે જાય અને ભરવાડ ને મળે તમે સહજાનંદ સામે જોઈ ત્યાં બેઠોથી જાય હા હા હા હા હા મેં જોયા મેં જોયા પણ શું પણ એ નેજવો માંડી અને એ આમ જે દિશા તરફ જોઈ અને એનો ખેસ ફરફર થતો હતો અને એની જે આંખ હા હા હું એમની સામે જોતો એ મારી સામે જોઈ રહ્યા અને એ જે મને દર્શન થાય દેખાય હજી મને ભૂલાતું નથી સો વર્ષ ઉપર વળોટી ગયો હતો પણ ભાઈ બસ એને એ જ ચિંતવાન એ જ ચિંતવા એમ કરતા કરતા ભાઈ એને તો અંતકાળ આવ્યો આજુબાજુ બેઠા હોય કે ડોહા કેમ છે બસ હવે તો બીજું જ પણ મને ઓયું ઓયલું ભૂલાતું નથી હો શું એ જે સ્વામિનારાયણ હતા એ ડેરે છેડ્યા હતા અને એ આમ નેજવા માંડીને જોતા એનો જે ખેસ ફરફર થતો હતો અને એની આંખ હા હા હા હા એવી આંખ મેં પછી કોઈની જોઈ નથી એમ જ ચિંતવા એમ કરતા કરતા કરતા અવકાશમાં અંજવાળું થયું અને સહજાનંદ સ્વામી આવ્યા પણ કેમ આવ્યા ફરફર ખેસ અને નેજવા માંડીને આવ્યા આમ જોતા જોતા હોય માંડીને આવ્યો અને દોષો ઉભા થઈ ગયા બળ નહોતું તો બળ થઈ ગયું અરે પ્રભુ એલા એ છોડાવ ક્યાં ગયો બીજ લો ક્યાં ગયો હદો ક્યાં પદો ક્યાં માલો એલા હાલ જોય સ્વામી નારાયણ ગયો ભરવાડ પ્રભુ ના जोई जोई तारा ने जोई वाला तारा जोई नेण नेणा तमारा वाला सुख सुखकारी जो નિતા વાલા તારા નેણ ને જોઈ રહ્યું મારું માનડું મોહી વાલા તારા નેણ ને જોયું શબ્દો કેમ નીકળી ગયા છે આ જોઈને નીકળ્યા છે ને તને ત્રણ થો શબ્દ નીકળી જાય એ નેણા ભરી ને વાલા જેને નીરખો છો તમે વાલા નેણા ભરી ને તમે જેને નીરખો છો વાલા એ તેને નથી રેતું કરવું સાધન બીજું જોઈ વાલા તારા ને જો એક તો સુંદર આંખ ભાઈ સમજો એક કરુણાનો છાટ પડી પ્રવાહ હોય બે હદ થાય એક તો આંખ સુંદર અને એમાં પ્રેમ અને કરુણા એનો પ્રવાહ ભળે પછી જે જાદુ છે બિહારી થારી જાદુગારી ઓસ્થાની મારવાડી ભાષા શું ભાઈ સંતો એ તો એ ભાવ જ ઠાલવા છે એ તો આપણે કંઈ છાબડે ભરો તો ભરાય બિહારી થારી અખિયા બિહારી થારી અખિયા અજબ જાદુગારી જાદુગારી થારી એટલે તારી જાદુગારી અરે ચિંતવની જગસુન્યારી બિહારી થારી અખિયા અજબ જાદુગારી શ્રીજી મહારાજ માંગરોળમાં સમાધિ પ્રકરણ ખુલ્લું મૂક્યું ત્યારે એની ઉમર કેટલી હતી ખબર છે ને કેટલી હતી વીસ વર્ષ એકવીસ વર્ષ કેવા નવજીવાન એ ધોતી પહેરી હોય ખેસ વઢ્યો હોય માથે સાફો પાક બાંધી હોય હાથમાં છડી હોય ચાખડીયા છેડ્યા હોય અને માંગરોની બજારમાં નીકળે જે કોઈ ભગતને ત્યાં ભોજન નું આમંત્રણ હોય ત્યાં ભક્તો સાથે વધારે પણ ભાઈ જે જોવેરખે સમાધિસ્ત વાસ તે આ કંઈ સર્જાનંદ સ્વામી દેખાડો કરતા હતા એને વટ પાડવો તો આંખ આટલી જાદુગારી કેમ હતી એ થોડુંક સમજવા જેવું છે કરુણા છે આ બ્રહ્માંડ માં ક્યારે આવ્યા નથી એ જ કરુણા બસ આપણી આંખમાં આટલો બધો કેમ ચમત્કાર કે જાદુ નથી એટલો પ્રેમ નથી તમે બધા છો બધા જ એ તમે તમારા દીકરાને પ્રેમ કરો દીકરીઓને તમારી હોય પરિવારને પ્રેમ કરો પાડોશીને એટલા દીકરાને પ્રેમ ના કરી શકો જો ફરક પડ્યો ને બસ એટલે જાદુ ના થાય મારું આવી ગયું ને ત્યાં પ્રેમ કોને કહેવાય આ ભગવાનનો જે પ્રેમ છે આંખમાંથી વહે છે એને આ દુનિયામાંથી આપણી પાસે છું લેવું છે નિસ્વાર્થ પ્રેમ અને જ્યાં નિસ્વાર્થ પ્રેમ જેની આંખમાં વહે ને એ ચમત્કાર કર્યા વગર નારી એ ચમત્કાર પ્રેમનો છે નિસ્વાર્થ પ્રેમનો મિત્રને આપણે ભેદ સમજવા જેવો પેલા મારાને પ્રેમ કરી શકીએ બીજો મિત્રને પ્રેમ કરી શકીએ પણ શત્રુને પ્રેમ કરી શકીએ ત્યારે એ સંતો કે આવા ભગવ તત્વ શત્રુને પણ પ્રેમ હોય એના પ્રત્યે પણ પ્રેમ જ હોય શત્રુ ઉપર પણ જોઈને આટલો પ્રેમ હોય સમજો કારિયાનીમાં એક ભાઈ શ્રીજી મહારાજનો એને ભક્તિ લાગી ગઈ સત્સંગમાં આવે દરબારગઢમાં આવે ને હરિભજન કરે શ્રીજીનું ભજન કરે નિયમધર્મ પાળે પણ એના પતિ છે ને એને આ ગમે નહીં સજાનંદ સ્વામીની પાછળ પાછળ સત્સંગમાં ફરે ને એમના ભક્તોમાં ફરે હરિભજન કરે ને ધૂન કરે ને બેનોમાં મંડળીઓમાં જાય એના ધણીને ગમે નહીં પણ હવે બહુ કઈ કઈ પણ નહીં શકતા હોય પણ હવે એને એમ કે જો સજાનંદ સ્વામી હટી જાય ને તો આ પાછળ ફરતું બૈયું બંધ થાય એમાં એમના ઘરના એ કીધું કે મેં તો શ્રીજી મહારાજને આપણે ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું છે કાલે અહીંયા જમવા આવશે તમને ગમશે અને ઘડી તો ગમો નહીં પણ પછી નાય નહીં પાડી શક્યો કઈ વાંધો નહીં ભલે આવે શિરજી મહારાજ આવ્યા અને એમનો એક સ્વભાવ હતો જમતા પેલા આપણે અમે થોડા વર્ષો પેલા આ બધું જોયું હતું અમે બ્રાહ્મણો હતા તે બધા કોઈ દિવસ સ્નાન કર્યા વગર અને એ વસ્ત ધોતી એવું પહેર્યા વગર ભોજન જ ન કરતા એ અમે જોયું છે પછી હવે જતું રહ્યું ને હવે તો બધું ગુફે થઈ ગયું પણ નહીતર કોઈ બ્રાહ્મણ સ્નાન કરે અથવા સ્નાન નો કર્યું હોય તો પછી એવું થોડું થોડું રહ્યું કે વસ્ત્રો બદલી ને ધોતી પછી જ પાણી નું છાટ આમ કરે ને ગણું પછી ભોજન લે હવે તો ચામડાના બૂટ ને બેલ્ટ પહેરેલા હોય તો બધા જમી લે છે મહારાજ સ્નાન કરતા ત્યાં ભોજન માટે જાય હા પછી એવું હોય પ્રેમમાં એવો હોય તો પછી મહારાજ ઉભા બાંધામાં ગયા તને જો ને આ મહેસાણા અને કસળીબાઈને ત્યાં ગયા તા વિધવાઈ મહ સંતો બધા આવ્યા ને બધા બધાને ખીચડીને એવું કરીને જમાડ્યું ખીચડી વધી પડી મહારાજ સવારે વહેલા ઉઠીને ઘ અમે જઈશું અ હા હા હા તમે જ જઈશું જ ને તો મારી હું વિધવાભાઈનું અનાજ બગાડશું મહારાજ એને કોઈ પણ વિષય રોકાય મહારાજ આ ખીચડી વધી છે મહારાજ કે તમારી એનું જ કામ છે ને ખીચડી અમે ખવડાવતા જઈ લ્યો સંતો ને કે આવો સંતો હજી બધા દાંતણ કરવાના બાકી છે ઉઠ્યા છે હાલો સંતો આ ખીચડી જમી જાવ માજીની અરે મહારાજ હજી દાતણ પાણી કરતો કે બાવળ ના કરો એમ ખીચડી ના કરો અને એ કેવા સાધુ પુરુષો બધા લેવો કઈ વાંધો નહીં મહારાજ લાવો અને આપણી જેવા થોડા હતા પણ એવા જુઓ તમે ખીચડી ધીમા સવારે ઊભા ઉભા બધાની ખીચડી જમાડી બધું પૂરું થયું પછી મહારાજ કે હવે સંતો આપણે જ્યાં નદી આવશે ત્યાં નાશું પૂજા કરશું દાંતણ કરજો પછી કરવા હોય ડોસી માને કીધું કહળી બા હવે અમે જાય તો હા મારા વિહામાં હવે તમે તમારે સીધા હો વાંધો માજી નો એવો ભાવ તો એવું હોય નિયમ નથી પણ છે સ્નાન કરે એ મહારાજ સ્નાન કરવા માટે ઢોલે બાજુ ઢાળી દીધો અને થોડો ઠંડીનો એવો ચમકારો હશે એટલે ગરમ પાણી લાવીને મૂકવાનું અને એમાં સ્નાન કરશે મહારાજ આ એનો પતિ હતો ને એને મનમાં બુરો વિચાર ઝપકી ગયો કે મને કીધું છે ગરમ પાણી આપજો એવું ફળ ઉકળતું પાડીને લઈ સીધું સહજાનંદ સામે ઉપર એમનું ઉકળતું જ રેડી દઉં એટલે જય શ્રી ક્રષ્ણ પૂરું થઈ જાય આવો બુરો વિચાર એને આવ્યો એમના ઘરના તો રસોડામાં કામ કરતા હતા ઉકળતો દેગડો ઉપાડ્યો કપડાથી પકડીને મારા તો બેઠા હતા આમ પીઠ વાળીને ગરમ પાણી એ લાવીને મૂકેલા ઠંડુ મિલાવીને સ્નાન કરીએ ભાઈ ભગવાન થવું નથી એટલે જાળવીને થાય જો એ ભાઈ જેવો એમ મહારાજ તો બેઠા છે કે હમણાં પાણી નાખશે આમાં પછી ઠંડા મુલાઈ લાવીને પછી સ્નાન કરશ અને પેલા એ પીઠ પાછળથી આવી ઉકળતું ગરમ ફળ પાણી શ્રીજી મહારાજ માથે રેડ્યું મહારાજ એમને બેઠા એ અને શું બોલો ખબર છે કે દરબાર આટલું બધું ટાઢું પાણી રેડાય અને એ છાટા તો એને ઉડે ને બરફ જેવા ડા મહારાજની આંખમાં આ શું પ્રેમના કે દરબાર એ ઉકળતા પાણીને અમે તમને સત્સંગી કરવા માટે ટાઢા કર્યા આના જેવા ઠંડા થઈ જાવ તમારો કલ્યાણ કરી નાખશે દુશ્મન ને પણ પ્રેમ કરે એ આંખનો જાદુ છે આમાં શું છે ઘણા ને એવા હોય મળ્યું હોય તો માણી ના શકે ને કોઈ કોઈના શબ્દો પડી જાય કે ભાઈ તો કામણ છે ટુમણ છે થરાણું છે આવું છે એમાં ના જવાય ને તેમાં જવાય સૌ સૌ ના ગુરુ સૌ સૌ ના સંબંધીઓ સૌ સૌ ને ઘણાને ભગવાન ભજવા જવું હોય પણ માયા અને માયાને વશ થયેલા જીવો આવાને રોકી દેતા હોય છે એટલે માંગરોની બજારમાં તો કેટલાય સમાધિસ્તો પીડા હોય નીકળે ત્યારે એમાં એક ખેડૂત પટેલ માંગરોની બજારમાં કઈ ખરીદવા આવ્યો હટાણું કરવા આગળથી કોઈ એવા હોય બૂમ अवतल ने कोई थोड़ा कीधु से नहीं कीधु की हमला थोड़ा बात तो मिली से क्या जाओ मंग जाओ अम आ बूम पड़ी એટલે પેલો પટેલ હતો ને એમણે તરત જ આમ માથું રાખી બે ગોઠવણ વચ્ચે માથું દબાવી માથે જેડો પછેડો હોય ને એ પછેડો કસકસળી ચટ ચટ ચટ ચટ ચટ ચટ ચાખડીનો અવાજ બંધ થઈ ગયો પછી આને એમ થઈ ગયો હવે તો વૈયા ગયા છે કે નહીં એમ જોવા માટે આમ ઊંચકીને જોઈ લઉં જો હજી હોય તો માથે ઓડી જઈશ એટલે સેજ આમ કરીને આમ જોયું કે ગયા કે નહીં ઘટ ગટ નો એને આમ જોયું મારે પાછું સમાધિ નારા તો ભાઈ ગયા સાથે હતા ને મહારાજ આ જાગશે નિરાય કૃપા કરવા જ બેઠા છે તો કેવી જાદુભર થશે વર્ષો ગયા સાધુનો જોગ થયો અને એને મહિમા સમજાણો સત્સંગી થયા ઘરડા આવ્યા ઘણું રોકાય ક્યારેક ક્યારેક મહારાજની સાથે બીજા ઉત્સવ સમયામાં પધારે જાય પણ બાળકને ઘણું જોવે કોઈ ગામડે સાથે જાય ઘણાને સમાધિ થાય આને ન થાય અને સમાધિ ના થાય સ્વાદ રહી ગયો તો એટલે રહેવાનું નહીં એટલે એક દિવસ આમ સભા બેઠી છે થોડી નાની એવી મહારાજને હાથ જોડીને કીધું આગળ પાછળનો કોઈ સંદર્ભ નહીં એમનો મહારાજ તમે ઘણાને સમાધિ કરાવો છો મને કરાવો ને મહારાજ કે તેથી માંગરોળમાં ઓઢી ગયો તો એ ને હવે ના થાય હવે રાયના ભાવ રાતે ગયા બીજાને કરાવીશ પણ તને તો નહીં જ કરાવું ઓઢી ગયો તો મેં કૃપા કરીને તે દિવસે તને કરાવી હવે એનો સ્વાદ બધાને કરાવીશ તને નહી કરાવું નટ પર આરંપાર કટારી કેટલા નેણ ઉપર કીર્તનો કેટલા જો બોલો મને જેટલા જાણમાં હોય એટલા હું આમા કરું છું કટારી જોઈ ને કટારી હોય કાપી નીકળે સીધે સીધો ન નીકળાયણ પણ જોવું આમ કટારી છે તમે જોયું ઉપમા કઈ સામાન્ય નથી નટવર નેણ ની રે થઈ અંતર આરંપાર દાદા ખાચર ને પરણાવી મહારાજ વાવેરા થયા પછી ત્યાંથી નીકળ્યા ને પછી પીઠોડી આવ્યા સાંભળજો તો પીઠોડી ગામમાં તો મોટા ભાગના પછી સત્સંગ ભગવા મૂળો ને બધું ગામ હેલે ચડેલું અને મારાનું સામયું થાય એટલે ગામને ગોંદરે બધા કે દાદાની જાન આવે છે દાદાની જાન આવે છે પછી તો એ ઢોલને શરણાને પીપળાવાળાને શું કાંઈ ગુલાબને અબીલને બધું રાખ્યું હશે ને શું બધાએ હોંશમાં હશે આખું ગામ મહિમાવાળું એમાં કેરિયાચાળથી એક ભાઈ પીઠવડી પિયર કેરિયાચાળ એનું સાસરું એટલે પીઠવડી પિયર મળવા આવે છે એનો નાનો છોકરો અઢી ત્રણ વરસનો એ કેડીમાં તેડેલો અને ગામ બધું બહાર નીકળેલું એટલે એ પણ ત્યાં શ્રીજીના સામ દર્શન કરવાથી કુતુહલ થી જીજ્ઞાસુ વૃત્તિથી મૂળ પીઠવડી પણ આમ સત્સંગી નહી કેરિયા ચટ પરણીને વ્યાગીયા હોય નાનો છોકરો એનું નામ પ્રેમજી ઐતિહાસિક વાતો કોઈ કઈ દંતકથા છે જ નહીં આ બધી કીધી ઈતેળી ની ભીતી બધા સાથે પણ હા એમાં બળદગાડું લઈને સરદાનંદ સ્વામી અને લોકો હા ભાઈને એ વખતે યાદ આવી કે સરદાનંદ સ્વામી કેવાય છે કે એની નજર છે ને બહુ ભાર્ય ગામડામાં આવું થાય અને નજર ભાર્યા જ એમ અને નજર બહુ ભારે છે મારા છોકરા ઉપર જો એની નજર પડી જશે તો નજર ભારે પડશે એટલે એના સાડલો લઈ અને આમ છોકરાને ઓઢાડી દેવા માટે આમ કર્યું એ પહેલાં મારે નજર પડી ગઈ એટલે જેવી આમ ઓઢાડવા ગઈ ને ત્યાં શ્રીજી મહારાજ બાઈ સામું જોઈને બોલ્યા હવે ઢાંકવાનો રહેવા દે અમારી નજર પડી ગઈ છે એ હવે તારો નહીં રે પતી ગયું હવે ઢાંકવાનું રેવા દે તું અમારી નજર પડી ગઈ છે વૈરાગ થયો ગુણાતીતાન સ્વામી પાસે જુનાગઢ આવ્યા આચાર્ય પાસે દીક્ષા અપાવી સાધુ થયા નામ પાડ્યું યોગેશ્વરદાસજી સ્વામી બાળ સ્વામીના જોડિયા સાથે બાળ મુકુદાજી સ્વામી યોગેશ્વર દાદી સ્વામી બેની જોડી કહેવાય સંત ત્રણ વર્ષના નજર પડી ગઈ લો કેવી કથાઓ છે જો એ તારો નહીં રે અને એને તો સંઘર્ષ કરવો પડ્યો એને ઢાંકી વાળ બહુ સમજવા જેવું હોય એને પરણ્યા પરણાય બધું થયું કોર્ટમાં જવું પડે તો જાય ગમે તે છૂટા કરીને સાદું થઈ ગયા બહુ સંકર્ષ કરજ હોય એને જુબાનીમાં હોય ને એમાં કીધું કે જજ સાહેબ એક જ પ્રશ્ન જવાબ આપો આ દુનિયામાં જેટલા કેસ થાય ને હવે બૈરા જોઈએ છે એના માટે થાય છે બૈરું જોતું ન હોય એવો કેસ તમારી પાસે ક્યારે આવ્યો તો કે પેલી વાર છે અને જજ એટલી વાત ઉપર સ્ત્રી જોઈએ નહીં એના માટે કોર્ટ થતી હોય એવો તો આ મામલો છે એ પ્રભાવ શું નટવાર નેણ ની રે થઈ અંદર આરંપાર કટારી શ્રીજી મહારાજ રામગ્રી ગામ પધાર્યા હજી અમારે એકાદ બે વાત તો મજાની કરવી છો સાંભળવી છે ને રામગ્રી પધાર્યા ગામને પાદર મહારાજ ઉભા છે માણકી ઘડી ઉપર એ વખતે ગામમાંથી જીવા પટેલ ત્યાં આમ છે સુખી માણસ ફરવા નીકળ્યા હોય એટલે આમ જોયા પૂછું કા કોણ છે આ તમે બોટા સજાનંદ સ્વામી કહેવાય જે એકદમ નજીક આવ્યા છેટે હતા ને ત્યાંથી કારણ કે આમ માણ કે ઘોડી ઉપર આમ દૂર ઊભા હતા આવા રાજા જેવા કોણ છે સજાનંદ સ્વામી છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય એ છે હે એટલે એકદમ જીવા પટેલ દોડતા નજીક આવ્યા પ્રણામ કર્યા મારાની સામે આમ જોયું ખલાસ હવે તમારે જે અનુમાન કરવું એ કરજો એમણે સહજાનંદ સ્વામી આંખ જોઈ વશ થઈ ગયો માણસ પગ પકડી લીધા પ્રભુ મારે ત્યાં ભોજન લેવા બધા ચાલો હા ડોસી માં બહાર આવ્યો જોયા ભાવુક થઈ ગયા નક્કી નો કરી શક્યા પણ એમ હા સુંદર મજાના ભાવથી ભોજન કર્યા એમના બે દીકરા જેવા પટેલ માજી સાથે મહારાજને પ્રેમથી જમાડ્યા તમે માનશો ભાઈ મહારાજ ભોજન થઈ ગયું ચડું પરત કરાવી લીધું ધોલીયા બે સાઈડે મુખવા શ્રીજી મહારાજ કે ચાલશું આ કે હવે મહારાજ ચાલશું તો બરાબર ને એકલા નહીં જવાય તો હું મારા બે દીકરા અમને ત્રણેયને હવે સાધું કરો લઈ જાઓ संसारे जाओ महाराजी <laughs> <laughs> पूछी लो माजी ने पूछू मजी आ दीकरा दीक जुआन ये कैसे साधु थी जाऊ महाराज आई नीती मानती ते भगवान छो પણ એને જયારે કીધું કે મારે સાધુ થવું છે તું બાપ ભગવાન છો સાચી આમ સંસાર નીકળે નહી તું ભગવાન છો મને સત્સંગી અને મારા ત્રણેય અને સાધુ કર્યા નરો નારાયણ બાપ જીવા પટેલ નામ પાડ્યું અને બીજા બે દીકરાના યોગાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી નામ પાડ્યું એ સાધુ થઈ ગયા ભાઈ એ જીવા પટેલ નો ભાઈ એ ભય કર્યો માજી ની સેવા કરે એને થાય કે હું કેદી ને કેદી સાધુ થાવે નયન શર તીખે ના થતી બહુ તીખા છે જોવે ને એટલે આમ જ જોવે છે આમ જ જોતા આમ જોવો આમ જોવે છે આમ નથી જોતા આમ જો આમ જોવે ને તો બઉ તીખા છે ને તમે ઈચ્છો છો ના જોવેર તીખે ના થતી હારી જીન જીન કો લગી ચોટ નયન કી લોટ પોટ કરડાર ભળો જિન જન કોણ લગી ચોટ નયન કી લોટ કરોટ લગી સનકાર નારદ હો જગસે યારે રે નયન શર તીખે ના થતી થોડો વખત ગયો અને માજીને મારા ધામમાં તીડી ગયા અને જે ભાઈ વિદ્યા ને ગરડા બેળા થઈ ગયા સાધુ નામ પાડ્યું શૂન્ય પિત સ્વામી નર તીખે ના થતી હા જો પક્ષી એના પાંખથી સુંદર લાગ્યો અને માણસ આંખથી સુંદર લાગ્યો ગમે તેવા બાદશાહી આકૃતિ વાળો માણસ હોય પણ જો ત્રાસ આમ તે બધું ચાલે કાન પેલો લાગે પણ આંખ મેળ ન હોય આંખ થી માણસ સુંદર લાગે એમ એક જેની આંખ આટલી સુંદર હોય એ મૂર્તિ કેટલી સાંભળી સુંદર હોય તેરી સાંરી સુરત છટાદાર મન હરે પ્રાણ હરે જગજીવન ભયંકર દ્વેષી શૈવપંથી શિવ ઉપાસક હિંસક યજ્ઞો કરનારો અને શ્રીજી મહારાજ વિશુદ્ધ યજ્ઞ કરનારા સાત્વિક વૃત્તિ જગજીવન દ્વેષ મારા મોકલે પીળે મારા સહન કરે એ કથા તો તમે જાણો છો ને જગજીવન મહેતાની તમને ભોજના હોજના સુવાંગ ધણી જમાદાર ફાતે ફતેમત એની હાંક વાગે છે કચ્છ કાઠિયાવાડ સિંધ સુધી નામ ના લેવા ફફડે લોકો એવો સુરવીર અને કંટો માણસ એનો આ કારબારી જગજીવન મહેતો એ જગજીવન મહેતા એના મા બાપ મૃત્યુ પામે છે પછી એના પર દયા આવી ગઈ તો ફતે મહમદે એને ઉછેરીને ત્રીજા દીકરા તરીકે એને બે દીકરા ફતેહ મહમદ હતા હુસેન મિયા ઈસ્લામ મિયા ઐતિહાસિક ઘટના સાંભળજો મજાની વાત કેવો બાપ સાંભરી સુરત છે તમે જુઓ કેવો મોહક છે હા એમ ત્રીજો દીકરો આને માની ઉછેરો જગજીવન મહેતા અને કારબારી દિવાન સુધી લઈ ગયો અને એને આમની યારે દ્વેષ સજાનંદ સ્વામી સાથે ફતેમદની સાથે વાતચીત થાય એટલે એને કે આ સ્વામિનારાયણનું તુજ ચાલ્યું છે બહુ ભુજમાં પધારે છે बंद करवा जे उछ अरे फतेम्मद के वो क्या करते हैं अरे रा क्या बुलाए वो बलिदान नहीं देते यज्ञ पे बलिदान चाहिए हा इच्छा ना हो रुचि ना हो तो ना देवे फतेह मोहम्मद की आज जीवन के पर देना पड़ता है बीजी तीजी बातों कड़ी करी पड़ी में एक वाते बात करी बराबर रख दबा नहीं कह सरकार वो अपने को खुदा कहलाते है और खुदा के रूप से अपनी पूजा करवाते हैं हाँ तब तो बहुत खराब है अन फतेह मोहब्बत नब तो बहुत खराब है खुदा धरती पर नहीं आते उसके पैगंबर आते खुदा कभी नहीं आते मुसलमान इस्लाम धर्म कोई पोते हूँ खुदा खुद मारी ना એટલા બધા પેલા એટલે ખુદા ખુદા સ્વયં અવતરતા જ ડરતા હોય એવો લાગે આપણને મારી નાખે કોઈ એમ કે હું ખુદા છું પેલો મનસુર ઇસ્લામિક ધર્મ પણ આપણે હિન્દુ સંતો યોગ થઈ ગયો એટલે અનલહાક એટલે અહમ બ્રહ્માષ્ટમીનો નાલ લાગી ગયો તો એને ચડાવી દીધો ફાંસી કાબી કાબી ટુકડા કરી નાખીએ छता मनसूर तो भ्रमरूप थे गयो तो एट मस्ती में हाथ का लटको हाथ का हाथ मे लो निकले मनसूरना मनसूरे बीजा लैम बंदगी करता पे वजू करे इलाम धर्मी लोह थी वजू करो मैं हर वक्त पानी से वजू करता था आज मैं अपने रुधिर से रजू करता हूँ आ मुस्कुराहट में मनसूर मरियो बीजो हाथ कापी नाखो तब बोले कब फांसी लगेगी तुझे कुछ कहना है तो हाँ मुझे कहना है હસે મનસુર ક્યા કે મેને સારી જિંદગી લગો કો કેહતા રહનેખો મેં કુછ આપતા બતના ચાતા હું કિસીને મેરી ઓર દેખા નહીં આજ તુમને એને ઉપર ચઢાયા કેતને લગ મુખતે હસતો હસતો હું ખુદા છું એમ તો કોઈ કહી ના સકે हाँ ये सहजानंद अपने को खुदा कहलाते है अपनी पूजा करवाते है लोग पूजा करते हैं तब तो बहुत खराब है जगजीवन और जगजीवन नाम का के अनका जगों के ये क्यारे सहजानंद रूबरू फतेह महमद मिलाया न था पर आतो अपने को खुदा कहलाते है तो तब तो बहुत बुरा है कड़क कर, मानस तो घरों શસ્ત્ર પ્રેમી યુદ્ધપ્રેમી હવે સાંભળો એક દિવસની ઘટના બની મહારાજ ભૂત બધારી છે થોડા દિવસો થઈ ગયા છે એમાં શ્રીજી મહારાજ ચાર પાંચ શિષ્યો સાથે સંતો સત્સંગી સત્સંગી પાર્ષદો સાથે ભક્તો સાથે એ ક્યાં ભોજન પ્રસાદ માટે આમ નીકળ્યા બજારમાં ચૌટ ચાલ્યા જાય છે શેત ધોતી શેત ચાદર આમ નાખેલી માથે હળવો પાઘડી બાંધેલી ચાખડીએ ચડેલા હાથમાં નાનોકડો રૂમાલને આમ વીટી રાખેલો અને ચાલ્યા આવે ચટ ચટ ચટ ચટ ચાખડી હેવી સૌમ્ય મૂર્તિ ભુજની બજારમાં ચાલ્યા જાય અને ફતેહ મહ આઠ દસ સૈનિકો સિપાહીઓની સાથે એ પશ્ચિમના દરવાજાથી ભુજમાં પ્રવેશ કર્યો અંદર દૂર આમ મહારાજ ચાલે આવે છે સાથે જ સૈનિકો હતા ને એમાં એકની નજર પડી ગઈ એટલે એને કીધું સરકાર સુન્યો હા હિન્દુ જે કે ખુદા ચેતાન છે માળુ અચેતો કેમ કરશનભાઈ બરાબર છે ને હા હિન્દુ છે કે ખુદા ચેતાન છે હિન્દુ લોકો જેને ખુદા કહે છે એ સ્વયં આજે તમારી સામે આ ખુદા કહેલા પણ જ્યાં પંદર ડગલા આમર્યા અને એમણે જોયું દર્શન કર્યું છલાંગ મારીને ફતે મામ ત્યાં ઘોડ્યાથી હેઠું ઉતરી ગયો એકદમ આમ સામે ચાલી અને એકદમ નજીક આવી કુર્નિશ બજાવી કમરથી નમી ગયો સૌમ્ય મૂર્તિ તેજસ્વી શાંત નિર્મળ પ્રેમાણ મૂર્તિ પ્રકૃતિ થંભી ગઈ અને ફતે ફતેમાં બધા સૈનિકો જોઈ રહ્યા કે આ શું કરે છે સલાંગ મારી કુર્નિશ બજાવી હાજુ જોઈ લો આકર્ષણ થઈ ગયું જોઈ લો શું થયું એને શું આ મૂર્તિ મારા શાંત ઉભા રહેતી આંખો ત્યારે ફતેહ મોહમ્મદ સાહેબ એટલું જ બોલી શક્યો સાંઈ આપ ખુદા હો કે ખુદા કે બંદે શ્રીજી મહારાજ એટલી જ મીઠાસથી ઉત્તર આપ્યો જૈસા જીસકા યકીન જેની જેવી શ્રદ્ધા एटल ज्या बोलिया त्या तो पापी फाते माम थे जो। क्या मुहूर्त थे क्या सूरत थे आह फरी थे के वारे नमी कूर्निश बजाई सलाम कर आँखों सामने आँखों मिले दर्शन करते एक बाजु हटी पधारी मार चट चट चट चट चट निकली घोड़े सवार थ दरबार गढ़ा आवता सुधी एक शब्द फते मोहम्मद बोली ना सको क्या मृत क्या सूरत कैसी निर्मलता ऐसा पुरुष मैंने कभी नहीं देखा ये आगह इसका विरोध करता है ये जगह इसका विरोध करता है इसका द्वेश करता है बहुत बुरा है જગા કા અચ્છા નહી હો સૈનિક જી સરકાર જગા કો સાંભળજો તમે તમે કદાચ આ પ્રસંગ નહી સાંભળો જગા કો બોલાવો હસન ઉપર આવે પણ મુર્ત મનમાંથી જાય નહીં આ થઈ જાય જગજીવન મહેતા આવ્યો કુર્નિશ બજાય બેઠે જગા કઈ સાહે છોકરા અને છોકરો પણ કહેતા સા છોકરા અચ્છા હૈ સરકાર આપી કૃપા અચ્છા જગા મે આજ તુજકો એક બાત કહે કે મે તુ જો સહજાનંદ સ્વામી કા વિરોધ કરીદાર ક્યા ઓ જગા મેં ક્યાં બતાવું हिंदू उनको खुदा कहते हैं आज तो मेरे को भी मन होता है मैं उनको खुदा कहूं जहां बताऊं जगह पर हमारे धर्म में ऐसा है कि इस्लाम में ऐसा है कि खुदा अवतरते नहीं ऐसे शरीर काया धारण नहीं करते पैगंबर जरूर आते इसलिए जगह मैं बताऊं कि वो महान पैगंबर तो है ही है जगह क्या बताऊ मेरे को मन होता है कि मैं उनका मुर्द यानी मैं शिष्य हो जाऊं देखियो तेरी सांवरी सूरज छठा मन हरे प्राण हरे जगह मेरे को मन होता है कि मैं उनका मुरिद हो जाऊं शिष्य हो जाऊं और उनके पाक कदमों की मई सेवा कर लू जगह मैं क्या बताऊ पर वो भी नहीं हो सकता क्योंकि मेरे पर सर का ताज है જગા મેં તુજકો કહેતા હું કે તું તો હિન્દુ હો તુ હિંદુ હોય ચરણ મે જાઓ પકડો પાક કદમ કો છુઓ શિષ્ય હો જાઓ તુકા શિષ્ય હોવા કરો મેં તરે જગહ પે તો કિસી લુંગા જાઓ જો શર્મ આતી હો મેં તરફ સાથ ચલો હાથ પકડ કે મેં સોંપ દૂ બોલે છે પતે મહત તુજ શર્મ આતી હોને તો મેં સાથ ચાલુ તેફારત કરું પાક કદમો પે સેવા કરે હું જગજીવન શું બોલે જવાબ શું દેવો સરકારને એટલે નીચું જોઈ દઉં અરે છોકરા મેરે સામને તો દેખ फतेमी गया का, आने अमा रस पेड़ो नहीं आ कई द्वेश लगत नहीं कहूं तो आने का असरत थी। और असर जी फतेह देख जगा ठीक है तेरे को उनका मुरीद नहीं होना है न तो न हो पर उनका द्वेष छोड़ दे उसके प्रति कभी द्वेष न कर प्यार रख ए जगा तेरे लिए और तेरी औलाद के लिए मैं कहता हूं भला चाहता हो तो उनका द्वेष छोड़ दे जगह पहले जमीन खोतरवा मो जुग जीवन में तो पर गे उत्तर शू जवाब जगह ने सरकार ने जवाब शू दे तो कहीं ना बोलो फतेह महमदे फरी कहू देख जगा हम तीज बैन का बुरा होता है न मैं अपने को मेरा बुरा समझता हूं तारू भूं थे मारू भूडू समझू छूले जगह द्वेश छोड़ दे। जगों नहीं मोहम्मद जगह खुदा की कसम खुदा की कसम आगो फफड़ी सुन ले जगह खुदा की कसम जो तूने सहजानंद स्वामी का द्वेष किया तो मैं तुझे यहां से निकाल दूंगा तेरी सब जायदाद मिलकर छिन लूंगा रास्ता सब छिन लूंगा एकदम जगा ने थे मनमारी नासी एकदम उभोन पग पक पकड़िया नहीं नहीं रा सरकार मालिक अन्नदाता तुम तो मेरे पिता जैसे हो ऐसा मत बोलिए ऐसा मत करिए मेरा त्याग मत करिए तो बोल उनका द्वेष छोड़ दे भक्त यहाँ जगाए सरकार में आपके पैर पकड़ के कसम खाता हूं कि मैं सहजानंद स्वामी का देश नहीं करूँगा अच्छा है तब तो मुझे शांति है संतोष है जाओ जो ऐसा नहीं करते तो ये घर तेरा ही है मैंने को तुझे एक पुत्र की तरह ही पाला बड़ा किया राज दिया सब सम्मान दिया मेरा कारोबार भी तुमको सौंप दिया तो तेरा ही घर है मेरे दो बेटा तीसरा बेटा तू है आइए मौत रहे मांगो कुछ भी चाहो जाओ पर सहजानंद स्वामी का द्वेश मत करिए मेरे कदमों का कसम खाया है उसको निभाना जाओ हो सके तो इस मूर्ति का दिदार करो कि मामद, तमें खरा त्यारे मुक्तानंद स्वामी कहता है नयन शर तीखे ना तिहार कड़ी सांभ जो देखन में तो कोमल से कोमल हेखन में तो कोमल से कोमल भेदत अंतर भारे मुक्तानंद कहे कहाँ कहूं मुख से मुक्तानंद कहे कहाँ कहूं मुख से પણ થોડા વર્ષો થયા દ્વેષ તો ગયો નહીં પણ કરી ના શક્યો એમાં ફતે મામતનું અવસાન થયું અને પછી જગાને છૂટો દોર મેળ્યો ફરીથી દ્વેષ આરંભો અને મહારાજને મળ્યો પરેશાન કરવા સત્સંગીઓને અને એમાં સહજાનંદ સ્વામી ભુજમાં પધાર્યા હશે અને એક આરોપની બેરખેન સૈનિકોને તૈયાર કરીને મોકલા કે સહજાનંદ સ્વામીને પકડી લો અને હલ્લો કરી લો અને એ એ બે દીકરા પહેલાંના હિસેન મૈયા અને ઇસ્લામ મેયા ઇબ્રાહિમ મૈયા અને હુસેન મૈયા એમને ખબર પડી અને એમણે ના પાડી અમારા પિતા કે પેર પકડ કે તમને કસમ ખાઈ હે હમ હાજીર થયે ત એ તું ક્યાં કરતી હો પણ હવે તો કોઈનો ભાર ન રહ્યો ને એટલે એને ગણકાયા નહી તુમ અબ છોટે હો તુમ ઇસમે ક્યા સમજો એટલા બે છોકરાન થઈ ગયું કે જાય છે આજ આપણને આ બાબતમાં એમ કે તું છોટે હો તો કાલ સવારે શું કે દ્વેષ ખાઈ ગયો એને આને પૂરો જ કરવો જોઈએ અને જેવો એ ઘરે હતો સૈન્ય ટુકડી મોકલી આખું ઘર ઘેરી લીધું ઈબ્રાહિમ લશ્કર લઈને ચડી બેઠો અને લાગ્યો કે હવે બચાય એમ નથી પગમાં તરણું લઈને પીડ્યો મને બળે બેટે હુસેન મિયા જાઓ મળી લ્યો એટલે હુસેન મિયાને મળવા ફતેમા મોટો દીકરો એ જેવો નીકળ્યો અને ઇબ્રાહ મિયાના ઈશારેથી સૈનિકો તૂટી પીડ્યા વેંત વેતના ટુકડા જગજીવન મહેતાને કરી નાખ્યા એથી સિદ્ધમ પૂરું થઈ ગયું દ્વેષનું પરિણામ આને પેલાં ફતેહ મહમદનું હવે આપણને કથા મળતી નથી એ સહજાનંદ સ્વામી જાણે એને શું દરજ્જો આપ્યો હોય છે એક કટાક્ષનો આટલી કૃપાનો શું ફતેહ મહમદ પામ્યો હોય તો ભાઈ તેરી સાંવરી સુરત છટાદાર એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે નૈણા નેણે પ્રેમ સખીના ના ચિત્તમારા જોર યાર બસ હવે ખાલી નાના અમૃતના બે ટીપાની વાત એ આંખની બધી કરામત છે આપણે જો કંઈક એવું ભજન કરીએ આપણે એવું કંઈક જો વર્તન કરીએ આપણે એવું જો કંઈક એવું આચરણ કરીએ અને આપણે એની આંખ સામે જો થોડું થોડું જોતા રહીએ જિંદગીમાં જો એકાદ વાર સામે નજર કરી લઈએ તો કામ પૂરું થઈ જાય બાય આજ જ ફલશ્રુતિ અને આટલી જ આપણી એક તમન્ના થાય અને શ્રીજી મહારાજ આપણને કૃપામય નેત્રોથી આપણી સામે નિરખી લે એટલી પ્રાર્થના સાથે વિરમીએ સહજાનંદ સ્વામી